હસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના હસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જયકાર જય સચિદાનંદ સચિદાન જય સચિદાનંદ આંટી શાંતિ કરે હા જય સચિદારા મહાત્મા હોયદાર પંડ્યા હોલ કઈ જુદી જાત લાગે છે આપણે બધાને કઈ પંડ્યા સાહેબ એટલે કે એટલે દાદા હાજર છે એમ કે છે દાદા હાજર છે આ હાજરીનો પુરાવો છે આ તો આપી છે કેવી છે આપણે સમજી લેવી જોઈએ ખરું કે નહીં તો જો આટલા બધા છે તો દાદા હાજર જ છે ને અહીંયા કઈ હોલમાં હાજર છે એવું નથી પાછું એ દાદા સ્વરૂપ છે આ વાત આપણે આજની દુનિયામાં જેની જે માન્યતા હોય એની માન્યતાના સ્તર પર એને કે સિદ્ધાંત કંઈ આપણે મોટી ભાષા વાપરવાની જરૂર નથી પરંતુ આપણે બધાને માનવ તરીકે લાગવું પડે છે આટલું જ આ વિજ્ઞાન આપવાની જરૂર છે મુખ્ય દાદાએ કહ્યું કે હજુ જે કંઈ બુદ્ધિશાળી વર્ગમાં અને આપણા વિચારક તત્વચિંતક બધા બધા એ વર્ગોમાં અને એમના માધ્યમથી સામાન્ય પ્રજાને આ સંદેશો પહોંચે એ જ ભગવાનનો ઉદ્દેશ ઉદ્દેશિક જ આજે તો જબરો મોટો થઈ ગયો પંજ્યા સાહેબ કઈ બેઠા બરોબર ક્યાં ક્યાં બેન હા કોણ આવ્યું છે કેટલા વર્ષ ત્યાં સિત્તેર સિત્તેર નાઇન્ટી થ્રી ના હોય હવે ખુબ આશીર્વાદ છે બઉ ઉત્તમ ભાઈ દે છે અને મમ્મી ઓ બે લાઈ બોલોને બઉ સારું બરોબર છે દાદાજી એક વાત કરું હું છું બોલો આપે કહ્યું ને કે દાદા અહિયાં હાજર જ છે તો જયારે પંડ્યા સાહેબ ને અહિયાં ના ટ્રસ્ટીઓ જવાબદારી સોંપતા હતા તો કે છે કે તમે એમ કે એમને કીધું કે ભાઈ તું જવાબદારી નહીં લે તો કોણ લેશે તો આ કે છે કે ના કાકા મને નહીં ફાવે કેમ કે એનો સ્વભાવ એવો છે ને કે કોઈની પાસે રૂપિયો માગવા જાય નહીં એટલે કે મને નહીં ફાવે તો પછી કે છે ના આ તો જવાબદારી તમારે ઉઠાવી જ પડશે નહીં ચાલે એટલે પછી એમણે કીધું કે હવે તો મનમાં એમણે કીધું કે દાદા આ તો બધા હવે મારી પાછા પડ્યા છે આ બધા વડીલો જ્ઞાતિના એટલે હવે હું તમને સોંપી દઉં છું અને હવે જવાબદારી તમારી છે તમે જે કરવું હોય એ કરજો એટલે દાદાજીને આ સોંપેલું અને એનું જ ઐશ્વર્યા અને આટલો હોલનો અને અમારી જ્ઞાતિની જે પ્રગતિ થઈ છે એ ખરેખર દાદાને જ કારણે છે બરોબર આપણો સમાજ જાણે છે જી દાદાજી બરોબર છે બિલકુલ અને આખો સમાજ ને બધું કેવું સુંદર થયો સરીબેન નો અંધેરી સ્કૂલ માં હોલ થયો આ રીતે થયો પછી એમનું બજેટ તો જોયું ને એમને બજેટ બૂકે વાત બૂકે પાસ થઈ ગયું બજેટ અમને વાત મૂકવાની પણ એ બજેટ એનું કેટલું થાય કે ખબર ના પડે તો ત્રીજે મારે અને કેરનપુરી જગદીશભાઈ નજર રાખ કઈ દો હરીશભાઈ એમનો શરૂઆત એમની જ થઈ ને બધી હોલ અને જયંતિ કાકા આપણા ખરું કે નહીં હા જુઓ કેલનપુરી હવે જયંતી કાકા નજર સુરત ઉપર છે નવનીતભાઈ સાહેબ હવે સુરતનો હોલ બધો સરખો કરી દઈએ હવે કવર કરીને સરખો હવે એમને હાથમાં લીધું છે રાધેશમભાઈ સાહેબ આપણે આમ જોઈશું કે આ દાદાના વિજ્ઞાનમાં જે દાદા પાસે આવ્યા છે ત્યાર પછી પણ છે બધા જેમને સમજાયું છે આ વિજ્ઞાન શું છે અને આપણા જીવનને લાગુ પડે છે એમાં આપણને લાગે કે આટલું સુંદર વિજ્ઞાન છે પણ એકબીજાના આમ સાથે હોય સંક્રાયેલું કેમ નથી દેખાતું હકીકતમાં એ સંક્રાયેલું છે શું કહ્યું અને આ વાત દાદા ભગવાને એ વિજ્ઞાન સમજાવવા માટે આજના કાળમાં ખાસ કરીને આજના કાળના સંદર્ભમાં એમને કહ્યું કે આ અંદરનું જીવન છે ને અંદર ઇનર સાયન્સ છે આંતરવિજ્ઞાન છે એટલા માટે આ અંદરથી બધા સંકળાયેલા છે પરંતુ આપણે બહારથી જોવાનું કેવાયલા બહારથી બધા અનુભવોમાં છીએ ઇન્દ્રિયોના ને આ બધા એટલે આપણને બહારથી લાગે કા નથી પણ છે આ સમજવા માટે કે કોઈ અંદર આ વિજ્ઞાન સમજવામાં ગૂંચાઈ ના જાય એટલા માટે આ વાત કરી છે પછી એ આપણી ભાષામાં ને આપણે જે ચાલ્યા આવે ભાષામાં લઈએ તો માર ખાઈ જઈએ તો માર ખાઈ જઈએ આપણે સમજાયું એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું હતું જ્ઞાની પુરુષ તીર્થંકર ભગવંતો કે સત્પુરુષ પાસે જાઓ અને એની પાસે એમની મેળવી લો સત પ્રાપ્ત કરી લો સમજાયું અને સતના પુરુષ મારો આ તીર્થંકર ભગવંતો કારણ કે તો થઈ ગયા હવે શું કરીશું આપણને એ જ આખો છેલ્લો સિદ્ધાંત વિતરાકતાનો આપણા હાથમાં આપ્યો આપણી બધી બાર દશાઓને આપણા હાથમાં મૂકાયો કે નિર્ણય નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું તે કેવળ આ કાર્યકારી શરીરમાં શરીરની કોઈ ક્રિયાઓનો કરતા નથી રહ્યો અને વ્યવહારમાં વ્યવહારની કોઈ પણ ક્રિયાનો કરતા નથી હું પરંતુ એમને સ્યાદ વાતથી પરિપૂર્ણપણે આખો સિદ્ધાંત આપ્યો કે તો વ્યવહાર શું છે તો પછી તો વ્યવહાર વ્યવહારના બધી રીતે વ્યવહારના લક્ષણોથી આપ્યો છે આપણને સાહેબ આપ્યો છે ને બધી જ રીતે આપ્યો છે અને બધા જ આપણા શાસ્ત્રોમાં મતલબ જ આ છે આખો કે વ્યવહાર અને વ્યવહાર શું છે શું કયા પ્રકારે છે એની બધી સમજની ઓળખ ત્યાં આપ કરિયુગમાં જે બની શકે નહીં એવું આ દાદા ભગવાનથી આખું પ્રકાશમાં આવ્યું વિજ્ઞાનનું આખું જ સ્વરૂપ વ્યવહાર વિશે કે જેથી કંઈક ભાવ થાય કંઈક બધાને જેમને નથી પામ્યા જે છે તેને એના હૃદયને સ્પર્શ કરે અને એ ભાવથી પોતે ભાવના ભાવે કે આ વ્યવહાર વ્યવહાર છે તો હું કોણ છું અને હું શું તેમનો છું આ કંઈ કે બાજુ જાય એટલે આખું બહુ સુંદર એને અંદરથી ટ્રાન્સફોર્મેશન એટલે પરિવર્તન જેને કહે છે એ અંદરથી આખું આ વિજ્ઞાન એને પરિવર્તન કરે અને એ અંદર સ્વરૂપે કેન્દ્ર સ્વરૂપે એને પ્રાપ્તિ થવાના માર્ગે એને આખું વાળે સારી ઉત્તમ શાહ આપ શું ખરેખર વિજ્ઞાન આવવું છે અદભુત થોડું પાણી જોઈતું હતું શું મિનલબેન આવ્યા છો તમે બીજું કોણ કોન્સિઝન બીજું કોણ બેષ્પાલન છે ને દોસ્તી કરી છે કે નહીં એટલે આ વખતનો જુલાઈનો અંક છે ને સુધીરભાઈ સાહેબ આ જુલાઈનો અંક બહાર આવ્યો છે અક્રમ વિજ્ઞાનનો અદભુત અંક છે અદભુત છે અને આ અંક આપણે હિન્દી કરવા માટે શું વ્યવસ્થા છે મને લાગે છે કે અક્રમ વિજ્ઞાનમાં અંકમાં ધીમે ધીમે એ લાઇન પર જઈએ આપણે કારણ કે જાન્યુઆરીથી હિન્દી અને ઇંગ્લિશ બંને પ્રતિમાસ થવાના છે દરેક મહિને તો એનું મેટર તો અત્યારથી ખરું ને એટલે બે આપણે ટ્રાન્સલેશનની સાઇડમાં આપણી વ્યવસ્થા તંત્ર ગોઠવી જાય બહુ સારું પડશે એક બે ત્રણનું હોય ને તો ચાલ્યા કરે ગોઠવાઈ જશે ભાષાંતર કરાઈ ને પછી એ બધું પુષ્પાબેનને પણ આપશું આ બસ બસ એ જોઈએ ચેક કરશે એ તમારે ગોઠવી ગોઠવણી કરી પ્રમાણે કરવા થવા દેજો જરૂરી અને દાદાની વાણી અસલ હિન્દીમાં છે તો ખાસ આપવી જોઈએ દરેક વખતે પ્રસાદી સ્વરૂપે આવવી જ જોઈએ અને પછી થાય પછી મહાત્માઓ પોતાના અનુભવો આપે બધા હિન્દીમાં આપે ઇંગ્લિશમાં આપે બધા જ આપે અને પાઠક સાહેબ આપણું યોગદાન એમાં ઘણું જણાવવાનું છે રાધેશ્યામભાઈએ તો ગુજરાત આપણું છે જ આપણ શું આપણે ઇંગ્લિશ અને હિન્દીમાં અમારા ઉત્તમ શા એ ના ચાલે એ ચાલે નહીં આપતા સૂત્રો છે સુધીરભાઈ તે એમને એટલી આનંદ આવે છે એટલો જોવામાં પછી એટલા ઉલ્લાસ થાય તો સવાર નીકળવાના થાય એટલે આ સમજાય કેમ આટલો બધો આનંદ આમ તો કે જો આ છે તો એમાં કલાક સુધી પછી એમને આપતા સૂત્રો પણ ચાલે ચાલે કે સાહેબ એટલે આપતા સૂત્રોએ તો કમાલ કરી છે આપણા આપતો પુત્ર યોગેશાનંદજી છે માફ કરી જવાબ પણ એ હંમેશા બધાને દેખાય એવી રીતે છાના માના રહે છે કવિરાજ પાસે જાય કે નહીં એ નથી જવાયું નહીં કંઈ નહીં આપણે મોટો પ્રસંગ છે ને દાદાનો આપણે જન્મદિવસ એકસો પાંચમાં આવશે ને એકસો જે અસ્તિત્વે ત્યારે આપણે કવિરાજનું મોટું થવાનું છે ત્યારે જમાવીશું બરોબર અને કવિરાતના જરા આ બધું પસંદ ઓછું છે ઓછું જ પણ એ તો હોય પણ બધાનો ભાવ હોય તો એ તો શું કર્યા ચાર પાંચ જણા ગયા હતા હા હા મને કહ્યું મને વાત મળી તો આપણી પાસે આ મેં જુલાઈના અંકની વાત કરી આપને એ આ જુલાઈનો અંક મહાત્માઓ બધા બહુ જ ઉપયોગપૂર્વક અને ધ્યાનથી જોજો તમે બને તેટલું આપણે શક્ય હોય તે પ્રમાણે જો થોડુંક સવારમાં આપણી વહેલી સવાર થાય પાંચ વાગ્યા એવાળે તો પાંચથી એકાદ કલાક કાઢી લેજો બહુ સારું છે ધીમે ધીમે જોવાનું ઉપયોગપૂર્વક આમાં વાંચી જઈએ તો તો બરોબર છે પણ ઉપયોગપૂર્વક અને એમાં પણ જો આખો અંક છે તો પહેલેથી છેલ્લે સુધી એનું કરશો અને પછી તો બીજે મહિને અંક ત્યાં સુધી ઘણો સમય મળવાનો છે રહેશે એટલે પછી તમે ગમે તે જોજો તો ઉપયોગ બહુ સરસ રહેશે ઘણો સરસ રહેશે બહુ જરૂરી દાદાએ ખાસ આ હંમેશા અનુભવવાણી હોય કે શાસ્ત્ર હોય કે અધ્યાત્મના કંઈ પણ આપણું પુસ્તક કોઈ પણ આપણો મટીરીયલ હોય એ બધામાં દાદાએ કહ્યું કે અત્યથી એથી સુધી જોઈ લેવું પહેલું અને પછી તમારો ઉપયોગ બહુ સારો રહી શકે છે અને ઘણો લાભ મળશે તમને ખ્યાલ આવ્યો પારાયણ એટલે પહેલાથી કન્ટિન્યુઅસ જોઈ લેવું એક બેઠક એવું નથી હા કે ભલે પણ કન્ટિન્યુઅસ એમાં આટલું કરવું જોઈએ બેન સમજીતું જોજો તમે પ્રયોગ કરી જોજો કોઈ પણ એક લેજો આત્માને એનો ખ્યાલ આવશે ઉલ્લેખ થયો અને કમલેશાન પણ આપની વાણીનું સંકલન કરીને એ પણ નિયમિત મોકલે છે અને આ વખતના વસ્તુ છે એટલે એમનું પણ પ્રધાન કમલેશાન છે ઘણું એટલે આ વખતનું એમની તબિયતના પ્રમાણમાં એમને એટલું સુંદર કામ કરે છે અત્યારે સતત એમનો ઉપયોગ છે સતત જુઓ છું અને અમારા જેસી જુઓ ને જેસી ડોક્ટર જેસી એટલે આપણે દાદાના એક એક મહાત્માઓ એક ખરેખરે છે બધું પરંતુ હવે આ બધું ઉત્તરદાયિત્વ આપણા આપતા પુત્રો પાસે છે બધું બધા મણકાઓને બરોબર પર રાખે શું કહ્યું અંતિમે બોલો ને આ જો તમારે જો આ બોલવાનું જરૂર પડે છે તમે હજુ મોટેથી બોલો હા બરોબર છેક સુધી હંભરાયું તો આપણી પાસે આ થોડા આવ્યા છે અનુભવ માટેના પ્રાપ્ત સૂત્ર અને બીજું બધું એ જોઈ લઈએ જોઈશું એટલે જુલાઈના અંકમાં આપણો આજ્ઞાધર્મ બધાને બહુ જ પાકો કરે એવો સુંદર અંક છે એ ખાસ કરીને આપણી બે આજ્ઞાઓ પ્રમુખ આજ્ઞાઓ બે કે વ્યવહાર અને નિશ્ચય શું કહ્યું અને એ બંનેમાં આ નિશ્ચય શબ્દ કેવી રીતે કામ કરે છે શ્રદ્ધા શબ્દ કેવી રીતે કામ કરે છે બહુ સુંદર આપ્યું છે કે આખા જન્મમરણના ચક્રાવામાં મુખ્ય ચિત્ત ઉપર આખું જાય છે એના પર બહુ સારું કામ કર્યું બતાવે કઈ કહી દઈ ખરી કાઢશો તો અને પહેલેથી છેલ્લે સુધી એટલું સુંદર સિદ્ધાંત આખો આવી જાય બહુ સારું કર્યું છે ઘણું કામ બહુ સારું બિલકુલ બિલકુલ ખજાનો છે બહુ મોટો ખજાનો છે અલૌકિક તો આપણે દાદા ભગવાનના ત્રણ આપતા સૂત્રો આપણા એસ એમ પટેલ સંત પુરૂષે આપણને કયા છે તે જોઈએ નમો મિત્રા દાદા ભગવાનના સિમ જય જય કાર હોઉ ઓમ રીમ દાદા ભગવાન સ્વર્ણમ સૂત્ર નંબર બે જ્ઞાનીની સંજ્ઞા એ ધ્રુવ કાંટો હોય તો ठेट पहुंचाड़ी दे बोलोक ध्रुव काय तो संसार में रजरपाट करे आम ध्रुव कांटो मुख्य वस्तु ध्रुव कांटो આપણે ધર્મનો કાંટો કહીએ છીએ ને માહે ભગવાનનો વીર વિતરાગ કાંટો કે છે વ્યવહારને નિશ્ચય બેવને સરખું રાખ્યા એક જ લેવલે વિતરાગનો કાંટો આ ધ્રુવ કાંટો શબ્દ બહુ મોટો છે સ્થિરતા રખાવનારો આ દેવ રીતે છે તો લોકસંજ્ઞા અને જ્ઞાનીની સંજ્ઞા બે પ્રમુખ છે એટલે સંસારમાં પ્રગતિ કરવા માટે લોકસંજ્ઞા બધી બરોબર છે પણ એમાં તો આપણે શાસ્ત્રો ગુરુ સંત આ બધો આધાર રાખવો જ પડે છે અને આપણું કમ્પ્લીટ કામ થઈ જાય સંસારની નજરપાટનો બધો સરવારો આવી અને એનું બધું શ્રવન થઈ જાય એના માટે જ્ઞાનીની સંજ્ઞા જોઈએ એટલા માટે મોટા પુરૂષો જ્ઞાની પુરૂષોએ ખાસ કહ્યું છે કે અગર જો આપણને મળ્યા છે અને એમનો અનુભવ પ્રમાણથી આપણી સામે છે અને આપણે મળ્યા છે તો અને પરમાત્મા સ્વરૂપે મળ્યા તો વાત જ બધી કેટલી જે દાદા ભગવાન તો એમને હાજરીમાં વારવાર આ એમને નિર્દેશ કરેલો કે અમે છીએ છીએ અને કામ કાઢી લો શું નિર્દેશ કરેલો હવે છીએ છીએ પછી વારંવાર નતા કહેતા કામ કાઢી લો કામ કાઢી લો કામ કાઢી લો એના માટે એટલે કે હાજરી છે તો હાજરીએ કરીને આ વિજ્ઞાન પાકી રીતે બધી રીતે દરેક જણ પોતપોતાના મન વચન કાયાના સંદર્ભમાં સમજી લે મન વચન કાયાનો સંદર્ભ એ પોતાના વ્યક્તિગત વ્યક્તિ સ્વરૂપે વ્યક્તિ પૂરતો નથી પરંતુ એ વ્યક્તિની બહાર બધા આપણે નીકળી ગઈલા વિખરાઈ ગઈલા વેરાયેલા એવા આપણે બધું બહુ છે આપણી વાત એટલે આખો જ્ઞાની વિસજ્ઞાનો માર્ગ છે કે જ્ઞાની કહે તે સમજમાં ઉતરીએ એ પ્રમાણે તો એ કરવું પરંતુ જ્ઞાની પુરુષ એમના જે મન વચન કાયા એ કરીને છે જે દિવ્ય યોગ છે એમનો એમાં એ જે કરતા હોય એ ના કરાય કોઈ દિવસે કોઈ દિવસે ના કરાય મારખી આપણે સંત પુરુષોમાં દાખલા આવ્યા છે બધા કેટલા આવ્યા છે શું એમનું અંતરચર્યા બધી જુદી જાતની હોય છે એવા હૃદયના સંત પુરુષો આપણે ત્યાં ઘણા સુંદર થયા છે બધા એટલે કે તે કરવું પણ કરે તે ના કરવું બોલો સોનરબેન બોલો અમને આપો કહે તે કરવું ના કે કરવું કરે તે ના કરવું કહે તે ના કરવું હવે કહો છો એવું મને સમજ ના પડી આ પણ થઈ ગઈ એ તો બધું કરે એ તો ઝેર પર પીવે તો તમ પીશો હા પી જઈશ દાદાજી સાચે કહું છું પીજ પણ એમની પાસે ઝેરની મારવાની શું કરશો એ તો એ જ મને ઝેરની મારવાની દવાથી ઉગાડશે બસ એ છે પ્રશ્ન થાય છે હું પૂછી લઉં છું જ્ઞાની પુરુષ ની મન વચન કાયા હું મારા મિનલની વાત કરું છું તો મિનલના મનવચન કાયામાં જ્યાં જ્યાં એને જે જે કંઈ ભૂલો કે જે કંઈ ધ્યાન પાર આવતું ગયું તેમ એનો એ જ્ઞાની પુરુષ પાસે જઈને ખુલાસો માગતી રહી બરાબર છે એટલે દાદાજી એ ટાઈમિંગ એ કુદરતમાં મેચ થયું કે એ ટાઈમિંગ વખતે મિનલનું એટલું પુણ્ય જાગ્યું અને જ્ઞાની પુરુષની એટલી કૃપા એને મળી પણ દાદાજી હવે સાથે સાથે એક અત્યારે વાત કરતા કરતા જ પ્રશ્ન આવે કે મિનલનું ડેવલપનું અંદરનું મનવચન કાયનું રેસીડ્યુઅલ કંઈક ધારો કે રહી ગયું અને એ અમારા ધ્યાન પર ન આવ્યું કે મિનલ તારામાં આ ખોટ રહી નાની પુરૂષની હાજરીમાં જેટલું ક્લિયર થયું એ તો ગ્રેટ થયું દાદાજી પણ ધારો કે રહી ગયું તો શું થાય દાદાજી કશું ના થાય કારણ કે તમે જે સમજ્યા છો શિલક છે તમારી પાસે એ શિલ્લક છે ધીરજ રાખો અને અંતરમાં જ રહો અંતરના પરિણામોમાં અને જે નથી રહ્યું તે તમને એની મેતે એની સમજ તમને પ્રાપ્ત કરવા માટે એના પ્રેશર આવવાના જ છે તમને સમજ્યું પણ અહીંયા આ ભવમાં ખાસ કરીને આ આટલી અદભુત આ અક્રમ સ્વરૂપે એટલે કે સ્ટેપલેસ પાર્ટથી લિપ્સ માર્ગ જેવું આજે સીધે સીધું જ્ઞાન અને કૃપા ઉતરી છે અને આપણા પોતાના સ્વરૂપનું ભાન અને જ્ઞાન સારી થયું છે એની સભાનતામાં આવી ગયા છીએ એટલા માટે આ ભાવમાં જે કમાણી થાય છે એ બધી કમાણી જ તમને આગળ ધકેલ છે પેલા પ્રેશરો તો રહેવાના જ છે એ પ્રેશરો સંપૂર્ણપણે બધા નીકળી જાય સંપૂર્ણપણે ત્યારે જ કેવા જ્ઞાન ખુલ્લું થાય એટલે તો વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું એ મુખ્ય આજ્ઞા છે એ પ્રમુખ સ્વરૂપે મૂકી છે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ પામ્યા શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા છું એટલે પછી આ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા ના એ ગૌણ નથી એ ગૌણ નથી વ્યવહાર જ છે પરંતુ વ્યવહાર કયો વ્યવહાર કયો નિશ્ચય નિશ્ચય સ્વરૂપે પ્રાપ્ત થઈ ગયા પછીનો બાકીનો વ્યવહાર એટલે વિતરાગોની ભાષામાં જ્ઞાનીની ભાષામાં મોટા પુરુષોની ભાષામાં આને વ્યવહાર કર્યો એટલા માટે આ લોકસંજ્ઞા જ્ઞાની સંજ્ઞાની વાત મૂકી ખ્યાલ આવ્યો અને બહારથી જે સમજાયો છે વ્યવહાર એટલે કે મન વચન કાયાના વર્તનો બહારના પછી એને વર્તન કહેવામાં આવે છે ચારિત્ર પણ કહેવામાં આવે છે એ ભાઈએ ચારિત્ર ખોટું નથી પરંતુ એ લોક લોકસંજ્ઞાથી છે એટલે કે આપણે જે જન્મ જન્માથી જોઈ સાંભળી અને એ શીખી ના એ પ્રમાણે ચાલતા ગયા એ રીતનું છે એ બધું આપણી પાસે રહ્યું છે ને હજુ એ થતું નીકળતું જાય છે આવી પણ એને નીકળવાનો સ્કોપ ક્યારે મળ્યો કે આવવાનું બંધ થઈ ગયું પછી જ મળ્યો શું કહ્યું પૂરણ થવાનું પૂરણ થવાનું બહુ મોટું છે એને સંવર્ક છે એટલે તપનો ભાગ છે આપણામાં આવા પ્રેશરો બધા આવે ના ગમતા ખાસ કરીને વિશેષ અને ગમતા આપણને સરકાવી દે લપસાઈ દે આ બેવ આવે આપણને સમજાવે તો બંનેના પ્રેશરોમાં આપણે કેમ કેવી રીતે પ્રેશર પ્રૂફ થઈ જવું પ્રેશર પ્રૂફ થઈ જવું ધીમે ધીમે ધીમે ધીમે થઈ શકાય છે એમાં બહારના વ્યવહારને લોકવ્યવહારને કોઈ માધો નથી આવતો એ તો બહાર ચાલ્યા કરે પણ ચાલે કેવો હશે એ આખો ડ્રામાટીક નાટકીય હશે જીવતી કઠપુતલીનો વ્યવહાર એવો હશે કેવી જીવતી કટપુતલી હોય જો મનુષ્ય બનાવેલી કટપુટલી આટલું સુંદર એનું બધું થાય છે તો આ જીવતી કટપુટલી તો કેવી સુંદર હોય સમજુ પણ એને ગોઠવવા ના જશો પોતાની રીતે તમને સમજણ પડે વિજ્ઞાન તો જ એને વિજ્ઞાન સ્વરૂપે તમારે કશું કરવામાં રહેશો જ નહીં તમે એવું કોઈ દિવસ નહીં રહો શું હવે અ કરતા જ જ શરીરની ગમે તેવી ક્રિયા હોય તેમાં આપણે ના ભરી શકાય સમજ્યું એટલે નિશ્ચય મૂળ નિશ્ચય પ્રાપ્ત થઈ ગયા પછી વ્યવહારમાં વ્યવહાર દ્રષ્ટિથી નામધારી છું એ વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું સમજ પાક્કી થઈ જવા માટે ત્યાં આગળ આપણું અનુભવ પ્રમાણ રહેલું છે અને વ્યવહાર દ્રષ્ટિથી આજ્ઞામાં સુકામ પડે આપણને કારણ કે વ્યવહાર છે એટલા માટે અને એટલા માટે સાચી દાદાએ કહ્યું કે આ ભાવમાં અમને મળ્યા ને અમને મળ્યું એટલે આ ભૌપૂરતી આજ્ઞા છે અને વ્યવસ્થિત શક્તિનું સંચાલન બધી છે આખી એ ભવટુ ભવ છે ભવ પૂરતી છે આગલા ભાવનું અત્યારે વ્યવસ્થિત તમે પણ નથી એ સંચાલનથી કરવાનું તો તમારી પાસે સારું થશે આ બહુ પાયાની વાત છે એ સમજવાનું એટલે વ્યવસ્થિત સમજવામાં બહુ આપણે તકેદારી રાખવી પડે હું આના સંદર્ભમાં એટલે આ જ્ઞાની સંજ્ઞા ને લોકસંજ્ઞા બહુ અદભુત છે એ વાત છે પછી આગળ જઈએ કે ભાઈ અસાયું જ કઈ આ લોક સંજ્ઞા એટલો બધો છે ને એટલે એમાં માર ખાઈ તો થોડી સંજ્ઞામાં ફિટ થવાય છે લોકસંજ્ઞા માર આપે છે એનો એટલો બધો ફોર્સ હોય છે ને ફોર્સ પછી અનુભવ થાય કે આ માર પડ્યો તારે જ્ઞાની સંજ્ઞામાં ઓટોમેટિક ફિટ થઈ જાય જો સમજાય છે બરોબર છે વાત સાચી સૂત્ર નંબર ત્રણ સ્વછંદ એટલે અધિકરણ ક્રિયાને આધારરૂપ થવું તે બોલો અને સ્વચ્છંદ નહીં તે અધિકરણ ક્રિયાને નિરાધાર કરવી તે છંદ વકરની દશા શું સમજવું છે કો છંદ વગરની દશા અને સ્વચ્છંદ વગરની દશા એટલે એકમત છંદ વગરની દશા વોટિંગ રાઇટ ખરો પણ વોટ ના આપે એટલે ગેરહાજર નહીં રહેવાનું હાજર રહેવાનું નહીં વોટ નહીં આપવાનો આ તો એબસન્ટ જ્યાં કરીને આપણે ના આપવા જેવું બને છે ઉત્તમ શાહ છંદ અર્થ મત થાય છે મત એટલે કે બધાનો મત લેવો પડે છે ને એ રીતે હોય છે અને સ્વચ્છંદ કહ્યું સ્વચ્છંદ નહીં તે અધિકરણ ક્રિયાને નિરાધાર કરવી એટલે કે મત વગર ના હવે મત ના રહ્યો શું કહ્યું મત ના રહ્યો કયો તો પછી આપણે મત છે ને પણ એ કહ્યું એક મત એટલે એકા મત કહ્યું એક જ મત કે દાદા ભગવાનનો મત એ મારો મત છે બસ શું કહ્યું દાદા ભગવાનનો મત એ મારો મત છે અને દાદા ભગવાનનો મત સાના ફાઉન્ડેશન ઉપર છે એ સાના પાયા પર રચાયેલો છે આખો તો કે લઘુત્તમ ભાવ અભેદ દ્રષ્ટિ આ લધુત્તમ ભાવ શરીર વગર કેમ કરીને હોઈ શકે અને અભેદ દ્રષ્ટિ છે તે મારો મત એક થાય તો જ મારાથી અભેદ દ્રષ્ટિ બીજા બધા આ ભેદવાળા વ્યવહારમાં મને રહી શકે ને આ ભેદ દ્રષ્ટિને એ તો કેવી રીતે થશે આ ભેદ વાળો બધો મને ભેદ ભેદમાં મૂકી દે એટલે બીજું જાત જાતનું દેખાડે બધી એક જ જાત છે તોય શું કહ્યું બધી એક જાત છે તોય ભેદ દેખાડે કઈથી એક જાત હોય બધા જુદા હોય એક હોય ને જુદા હોય બંને હોય જુદા હોય વ્યવહારથી અને નિશ્ચયથી એક હા એટલે શરીર સાથે રહીને એક હમ શરીર સાથે રહીને પણ ક્યારેય અનુભવતી એ શબ્દ પ્રમાણથી નથી શબ્દ પ્રમાણથી નથી અને અહીંયા આગળ જ આપણા ઋષિઓ મૂનિઓ અને અંદરના તપમાં ને બધું એમાં ગયેલા તેમાં આ અવાજની મુક્ત થવા માટે શબ્દથી મુક્તિ પામવા માટે બહુ એમને મથામણ કરેલી છે બહુ મથામણ અને આમાં જ આ નાદ આખો છે નાદ બ્રહ્મ આવ્યો છે બધો અને વિતરાવો એની પાર ગયા શબ્દાતીત એટલે એકા મત સ્વચ્છંદ એટલે મત શું કહ્યું મત અને ભેદ મત એ પોતાની માલિકીપણા છે એ હજુ નિશ્ચાર્જ ભર્યું માલિકી પણ ઓજુ આપણને રાખે છે એવું સમજાયું અને છંદ ए, ए, ए, ए, ए, ए काम करे छंद ख्याल आ विविधता में अभेदता अपन ने समझाए यत इंडी पूतगल जात पर आप जाइए शू क्यू पुतगल जात पर ना जाइए हम्म आ जात पर जहां अगर रहने कहते हम जाऊ बोली व्यवहार में आप जात पर गोन कह कहो समझाय एक जत जत कहू जत ए मतृपक्ष ने लगू पड़े शहु जत मतृपक्षने लगू पड़े એટલે એના પરથી જાતિ શબ્દ આવ્યો જાતિ સૂચક એટલે કોઈનું કુળ જોવું હોય છે તો માતૃપક્ષે કરીને જાતિ જોવાય છે શું કહ્યું હા એટલે આગળનું બધી જાતિ જોવામાં આવે છે સમજાય છે અને કુળ જોવું હોય તો પિતૃ જોવાય છે એટલે છંદ એ છે આખો ઉત્તમ શાહ પુષ્પા શું કે છંદ એ પિતૃ પક્ષ છે એટલે હું એ શિવજી આખો પણ શિવજી એટલે મહાદેવજી તો નહીં ને મહાદેવજી તો નહીં ને શુદ્ધાત્મા એ મહાદેવજીવ છે સમજે શિવજી તો વ્યવહારમાં આવ્યા એટલે આમ એમને પાર્વતી જોડે નહોતું કરવું તો લગ્ન કરવું પડ્યું શિવજી સમજાયું એટલે આ માણસ મનુષ્ય દેહ અને એની જે આખી દાદા ભગવાને ખુલ્લું કરીશું અદભુત રીતે કેટલી કેટલી રીતે કારણ કે પૂતગલના જાત નાદ ભેદ કેટલું બધું છે કેટલા કેટલા પ્રકારેથી એક જ વાત સિદ્ધ થાય ઉત્તમ શાહ ના થાય આ અકરણ વિજ્ઞાનનું આપણને જે પ્રદાન મળ્યું છે એ જ આપણે બધાને પ્રસરે માધ્યમોથી આપણા એટલે કે નિમિત્ત માધ્યમો કેવા નિમિત્ત માધ્યમથી પ્રસરે એટલે આપણે એમાં કશું કરતા ના હાઈએ કશું જ નહીં કરવું પડે પણ આ માળખું છે જીવતી મૂર્તિ છે શું કહ્યું મૂર્ત છે એટલે તો મૂર્તિ જ કહેવાય ને એવું નહીં મૂર્ત ના સમજી બોલ ને ના સમજી ગયા મિનલ હું છે મૂર્ત છે કે મૂર્તિ છે મૂર્ત છે એટલે મૂર્તિ મૂર્તિ એટલે આપણે ધર્મ માટે આ મંદિરોમાં જઈએ છે બધું એમાં બહુ બધું છે આ ભારત દેશ છે આપણો ભારત દેશ આ પુનર્જન્મ પુનર્જન્મની માન્યતા આ એકમ વિજ્ઞાન બહુ સુંદર સમજાઈ શકે એમ છે પુનર્જન્મ એ રીટી જો સમજે તો પણ એ ઘણું પાર કહેવાય પાર ગયો કહેવાય શું પણ અહીંયા તો ગરતુથી માંથી બધાની પાસે હોય જ વાયું તેવું લણીશું અને કરેલું આજે ભોગવવું પડે બે રીતે છે એટલે અત્યારથી વાવણી હરખી કરો છે આ માર્ગ એ પુણ્યનો માર્ગ છે આખું પુણ્યનો માર્ગ એકાંતિક હોતો નથી એ સિક્કાની બે બાજુ જેવો હોય છે પાપ માટે કોઈ ધર્મ કરતું નથી પરંતુ પુણ્ય એકાંતિક નથી હોઈ શકતું પુણ્યાનુબંધી પુણ્ય એ એકાંતિક સ્વરૂપે ના સમજાય જોજો કારણ કે પુણ્યાનુબંધી પુણ્ય વ્યવહારમાં ઉત્કૃષ્ટપણે ચક્રવર્તી પદ આપી શકે છે વાસુદેવ પદ આપી શકે છે શું કહ્યું અને એ જ પુણ્યાનુબંધી પુણ્ય આપણને આત્યંતિક કલ્યાણ કરાવવામાં એટલું જ નિમિત્ત બને છે અદભુત એ છે પરંતુ એકાંતિક ના કહી શકાય આ બધા વ્યવહાર વ્યવહારની અશુદ્ધિમાંથી નીકળીએ ત્યારે જ એ અશુદ્ધિ ભાગ આપણો બધો છે તે મીઠોય છે એટલે કડવો પણ છે દેવજાતનો છે મીઠો ભાગ પુણ્યવાળો ભાગ છે કડવો ભાગ પાપ વાળો પરંતુ એમાં બંનેમાં એક સરખું ત્રાજવાની દાળી જોઈશે ત્યાં જ્ઞાનીની સંજ્ઞા જોઈશે જ્ઞાનીની સંજ્ઞા એટલે આપણો આજ્ઞા ધર્મ બે દ્રષ્ટિ પ્રમુખ એનું પ્રમાણ છે પરંતુ વ્યવહાર બાકી રહ્યો છે એમાં આપણે થોડી મથામણ કરીને પણ આજે બધો ફોર્સ આવે છે આગળનો લોકસંજ્ઞાનો બધો એટલે આપણો અંદરનો કર્મફર થવરૂપી એમાં ધીરજ કેરવવી પડશે આપણે ધીરજ કેળવી પડશે એ જરૂર છે કારણ કે આપણામાં નબળીઓને કારણે ધીરજનો થોડુંક આ કાળમાં બધાને ખોટ પડે છે એટલે એ ધીરજ કેવી શકાય એવી છે એમાં કરતા નથી આવતું ભાઈ બહુ સમજવાનું શું એટલે આ સ્વચ્છંદ અધિકરણ ક્રિયા એટલે આ જે નથી એને હું માનવું બધી અધિકરણ ક્રિયા છે એટલે સ્વચ્છંદ એટલે અધિકરણ ક્રિયાને આધારરૂપ થવું તે અને સ્વચ્છંદ નહીં તે અધિકરણ ક્રિયાને નિરાધાર કરવી તે પેલું આધારરૂપ થવું એટલે કરતા થઈ ગયા ને આપણે આધાર આપ્યો ક્રિયા બને છે ને એને આપણે કરતા થઈએ છીએ શું બનતી ક્રિયાને કરતા કરતાની જરૂર જ નથી આ તો સામાન્ય સમજી શકાય એવું છે સમજાય કે ના સમજાય જયંતિભાઈ બનતું રહેતું હોય એને કરવું પડે હા એ બનતું રહેતું હોય તો એકલું જ બનતું રહેતું હોય થોડું હે આપણે પોતાને બને વિચાર આવે છે બધું ચાલે છે તો એને એકલું જ છે નહીં ના તો આપણે એની જોડે છીએ તો કોણ તો એને જોનારા શું જોનારા તો બંને પક્ષની સાથે જ છે ને બે રીતે છે એટલે અધિકરણ ક્રિયા ત્યાં આગળ બધા એક કેવા સ્વરૂપે છે સ્વચ્છન સ્વરૂપે હોય તો બીજ પડે જ અને સ્વચ્છન ના હોય તો એ નિરાધાર થઈ ગઈ એટલે ધીમે ધીમે ધીમે એના ક્રમે કરીને બધું લેલ્પ બધો પડતો જતો જાય સમજાયું ને એનો આધાર નીકળી ગયો આખો એનો હું આધાર માલિકી નીકળી ગયો અને એ માલિકીવાળાને કારણે આપણું મારા હતું એની અંદર તે નહી નીકળી ગયું એટલે હવે હું ને મારું હવે થવા ઉભું નહીં થાય તમને પરંતુ આગળનું મારા પણ જે ચિકાસ વાળું થઈ ગયું હતું એ બધું એ નીકળવાનું આપણો વ્યવહાર એટલે આજ્ઞા એટલે વ્યવહાર દ્રષ્ટિ બહુ મુખ્ય છે આખી વ્યવહાર દ્રષ્ટિ આ જુલાઈના અંતમાં તમને બહુ સારું જાણવાનું મળશે ઉપયોગપૂર્વક જોજો બધા આપતા સૂત્ર નંબર બીજું કઈ બી છે આ સૂત્રમાં ચાલો આપતા સૂત્ર નંબર ચાર હજાર એકસો ને એકોતેર આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે બોલો આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે પણ એની પ્રકાશ ઉત્પન્ન એનો પ્રકાશ ઉત્પન્ન થાય છે એનો પ્રકાશ ઉત્પન્ન થાય છે એ સ્વાભાવિક પ્રકાશ છે એ સ્વાભાવિક પ્રકાશ છે તે બહારની અવસ્થાઓને જોજો કર્યા કરે છે બહારની અવસ્થાઓને જોજો કર્યા કરે છે એક જુએ એક જુએ પૂરું થાય પૂરું થાય પછી બીજું જુએ પછી બીજું જુએ ત્રીજું જુએ ત્રીજું જુએ એ અવસ્થાઓ કેવી હોય એ અવસ્થાઓ કેવી હોય થાય ઉત્પન્ન થાય થોડો વખત ટકે થોડો વખત ટકે અને પાછું લઈ થાય અને પાછું લઈ થાય ઉદ્ગલ માય ઉદગલ માય આવા પર્યાય ઉભા થાય છે આવા પર્યાય ઉભા થાય છે ઉદગલના પર્યાયને તમે જોઈ શકો છો ઉદગલના પર્યાયને તમે જોઈ શકો છો બસ આટલે દાદા ભગવાને બે જ શબ્દોમાં ઇંગ્લિશમાં બહુ સુંદર કહ્યું કે ઇટ હેપન્સ શું કહ્યું ઇટ હેપન્સ ઈટ શબ્દ વાપર્યું ઈટ હેપન્સ સમજાયું ને આપણે શુદ્ધાત્મા માટે સમજાવવા માટે વ્યવહારના સંદર્ભમાં તો એને પણ ઇટ વાપરવો પડે પણ ત્યાં આઈ કેપિટલ કરવું પડે અને પૂતગલને સમજાવવાનું કરું તો ઇટ લખાય પણ આઈ નાનો રાખવો પડે ખરુંક નહીં સર એ તો ચૂખ છે એ તો બધા વ્યવહારમાં જાણે છે હે લખ ઇંગ્લિશ કરવું શું કરે ઇંગ્લિશમાં એક ગ્લોની જુદી ડિક્શનરી જોડી ને આપણી અધ્યાત્મ ડિક્શનરી જુદી બધી છતાંય સોલ અને આત્માને એ સંબંધમાં આજે આટલા વિકાસવાળા વૈજ્ઞાનિક ભૌતિક વિજ્ઞાનના યુગમાં બધા ધર્મોમાં કંઈ ને કંઈ કોઈ રીતે બધું સુંદર આજે બધા થોડા આવી રહ્યા છે વિચારક ને બધા વર્ગ બહુ સારો આવી રહ્યો છે બહુ સારો આપણે ત્યાં એક સુફી સંત થઈ ગયા હમણાં થોડા વખત પહેલા તે મને પરીક્ષ સાહેબ એ બહુ સારું એમનું પુસ્તકો બધા આપ્યા એમાં આખો જે સુફી સંત હતા એમાં એટલે ચાલીસ ચુવાલીસ ચુવાલીસ વર્ષ જેટલું જ એમના હતું આત્મા સંબંધી કર્મ સંબંધી બધી રીતે એમને બહુ સારું એ વિશ્લેષણ કરેલું છે એટલે બધા ધર્મોમાં હોય છે ક્રિશ્ચિયાનીટીમાં જે છે તે એટલો ઉલ્લેખ એટલો બધો ના મળે છતાં પણ છે અંદર છે એટલે બધાના માન્યતાઓના સ્તર અને એ પ્રમાણે બધાનો આ વિકાસ અંદરનો પ્રકાશ એ રીતે તો આત્મા શું છે એ તો એક સંજ્ઞા છે એસએમસી આત્મા કહી એ શબ્દ મૂકાયો છે એટલે શબ્દથી આપણે સમજો કે આત્મા એવું ને સંજ્ઞા મૂકી છે કે આ શરીર છે તો શરીરથી ઇતર ક્યાંક છે કંઈક છે તે આ છે એ આત્મા શબ્દ આત્મા એટલે એને આ તમે એવું કહીએ આપણે શું કહેવાય શું લાગે છે શું આ સંજ્ઞા મૂકવી પડે સંજ્ઞા મૂકવી પડે તો કે હું છું ને દેખાતો નથી તમને તો કે તમે દેખાવ છે બરોબર છો પણ તે તમે માનો છે નહીં પણ આ તમે છો એટલે આ અને ખરેખર સંજ્ઞા સ્વરૂપે મૂકવ્યો છે આત્મા શબ્દ એનો મૂળ શબ્દ તો ચેતન છે ચેતન ચેતન હવે ચેતનનું આ ઇંગ્લિશમાં કોન્શિયસનેસ શબ્દ કરે છે જરૂર કરે બધા પણ ચેતન તો હવે ધીમે ધીમે બહાર પડતું જાય છે એનો અર્થ એ થયો કે આ ચેતન ક્યાંય જલાય નહીં દરેક અવસ્થા મિનલની જે ઉભી થાય એમાં મિનલ તારી છે હું નહીં બરોબર હું તને જોઉં છું દાદા કોસ્મિક એનર્જીમાં આઈ એસ ઇગો ખલાસ થઈ જાય એટલે ઓટોમેટિક ઓલ ચેતન ગેટ અપલિફ્ટેડ એનું ગુરુતા એની ગુરુતા ગુરુતા એટલે કે તરલતા એની તરલતા એ ખુલ્લી થતી જતી જાય એમ હમ તો દાદાજી એ કહી દેવાનું કઈ જ નહીં ગમે તે બને શરીર ને આટલું કહી દઉં તો દાદાજી ગુણસ્થાનક તરલતા ચેતન રિલેટ થાય છે કે આપણી હાજરીને હું ગુજરાતમાં છું ને એ તો કઈ રીતે થાય અને વ્યવહારમાં કરવું છે દાદા એ ટ્રસ્ટાંત બહુ સરસ આપ્યા છે શાદી થઈ હોય નાની ઉંમરે એટલા થઈ જવાનો યોગ આવે અને એટલા બધા સરસ દિવસો ગયા ને એટલું બધું યાદ આવ્યા કરે કે ડબલ ગ્રેજ્યુએટ હોય માસ્ટર હોય કેટલા થયેલા હોય દાદાએ આપ્યું જ છે ને પેલા સીએ નો દાખલો હમ દાદા બઉ રડ રડ લઈ આવ્યા એમને શું થાય છે આટલી નાની ઉંમરે ગયા ને અમને બહુ અમે દસ દસ વર્ષ સાથે હતા બહુ યાદ આવે છે બોલાતું જ નથી એમ તારે બધું કે છે ને ચોરીમાં આયા સગઈ થઈ ત્યાં એક દિવસ આગળ બજાર બાર માં લે તમને ગમે ત્યાં તો તમે ઓળખો અને આ સગઈ છે ત્યારથી થયું અને પ્રત્યક્ષ ચોરીમાં આવ્યા ત્યારથી થયું આપણે ફેરા એ જ કરાવડેટ વ્યવહાર છે ને આ તો ભારતનો વ્યવહાર છે એને તો લગ્નને તો એક સંસ્કાર કયા છે ભારતમાં જે બધા સંસ્કારોના વર્ણન છે ને એમણે મોટો સંસ્કાર કયો છે જન્મ લગ્ન અને અંતિમ ક્રિયા ત્રણ મોટા સંસ્કાર કયા પછી વચ્ચેના બધા બહુ છે પણ આ મુખ્ય આચરણ કયા છે જન્મના દરેકની પોતાની માન્યતાના સ્તર બધા ઉજવાય છે જુદી રીતે પણ અહીંયા આગળ બહુ સંસ્કાર રીતે ઉજવાય છે સંસ્કારમાં તો બધું બહુ છે આપણે ત્યાં શું ગર્વ રહે ત્યારે એ બધું સંસ્કારથી છે બધું પણ એ આજના કાળમાં નથી બધું રહ્યું નથી કશું આજનો કાળમાં આજના ભૌતિક વિજ્ઞાનમાંના ટેકનોલોજીના બધાએ બધા સાધનો થયા એમાં એટલું બધું થઈ ગયું છે ખાસ કરીને યુવાન વર્ગને બધાને કે હું છું તે જાત જીવીએ છીએ એટલું એવું થઈ ગયેલું છે આજે એટલે આત્મા પ્રકાશ છે પ્રકાશ છે એ પ્રકાશને ચેતન સંજ્ઞા ચેતન એટલે जी अवस्थाओं उत्पन्न थे टके नाश थे टके शाना कि ज्यादी आप व्यवहार दृष्टि आज्ञा धर्म में व्यवहार शुद्धि छे त्यादी समझू ने शुद्धि वेह थी सत, जती जाए एटल आप शुद्धात्मक पद आखिर थत जत जाए अंदर थीट भाग में તેટલા ભાગમાં એ ઉત્પન્ન થાય અને તકવામાં નાશ પામે એટલું થશે એટલે કે અવસ્થાના આપણા સ્તર ઉપર એ થશે અવસ્થા અને તીર્થંકર ભગવંતોને વિતરાગોને કેવળ જ્ઞાનીને એ અવસ્થા રહે એ પર્યાય સ્વરૂપે રે અને જાય પણ એ બધી ચેતન જ હોય એટલે કે કહ્યું ને કે ચેતનની અવસ્થા જોવા જાણવાની એ ચેતન જ હોય અને કુદગલની ક્રિયા અવસ્થાઓ પૌદગલિક હોય એ આખી વિનાશી હોય એમાં પણ આ ઉપરા છાપરી ઉત્પન્ન થાય ટકે જાય ઉત્પન્ન થાય ટકે જાય જેવી જેવી ચીકાસ અશુદ્ધિ એવું એવું બનવાનું જ છે આના કારણે જ વ્યવહાર દ્રષ્ટિથી આપણને આજ્ઞા મળી છે કારણ કે શુદ્ધાત્મક પદ પ્રાપ્ત થતું છે એ બહુ મોટી વાત છે પણ એને બોલવાનું હોતું નથી ઓલરેડી થઈ જાય એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું છું આજ્ઞા બરોબર પદ્ધત રહે બધી જ રીતે સુંદરબેન રે કે ના રેરું બોલવાનું રહે પણ એના માટે નિશ્ચય કરવો પડે છે નહી તો ખસી મોટી વાત કરી એટલે અહીંયા આગળ નિશ્ચય શબ્દનું મહત્વ આવે છે નિશ્ચય શબ્દ બંને પક્ષે વ્યવહાર શું કે મૂળ નિશ્ચય શું એ બંને પક્ષે સરખો લાગુ પડે છે ત્યારે તો કેવળ જ્ઞાન ખુલ્લું થાય છે નહીં તો થઈ શકે જ નહીં ના થઈ શકે નિશ્ચય શબ્દ એટલા માટે કૃપાળુએ કહ્યું અને શાસ્ત્રોમાં અનિશ્ચય એ જ મોક્ષ માર્ગમાં મોટામાં મોટો અંતરાય છે મોટો ડેમ જેવો છે અનિશ્ચય સમજાવ્યું નથી એ બંને પક્ષે છે એટલે વ્યવહારમાં પણ વ્યવહાર દ્રષ્ટિથી મને સંભળાયું નહી બધા સંભરાય છે સોનલ નો વાત સર બહુ સારું અમિત સાહેબ બને કે સાહેબ તમે બહુ અઘરી પરેશાન કન્ફ્યુઝ કરી નાખો છો કે તમે કન્ફ્યુઝ કરી દાદા તમે દર સ્ટેજે હું આઠ વર્ષથી જોઉં છું જ્ઞાન લીધા પછી આજ દિન સુધી તમે એવરી સ્ટેજે એવી સરસ રીતે પરીક્ષા લઈને મને એવું સમજાય છે મારી જે કંઈ સમજણ છે એ પ્રમાણે કે તમે દાદાજી અમારું ડેવલપનું લેવલ ચેક કરી લો છો આવું તમને કહું દાદાજી માફ કરજો મન જે લાગે છે કહું છું એ તમે એ પણ કરો છો દાદાજી કે તમે એક એવું સરસ વાક્ય ડેવલપનું લેવલ ચેક કરી લીધા પછી એક શબ્દ એવો સરસ ઇમ્પ્લાન્ટ કરી દો છો અંદર પછી આ તો મારી મારો અનુભવ છે કદાચ બધા આમાં એગ્રીડ થશે એક માત્રમાં અને પછી દાદાજી એ શબ્દ જ્યાં સુધી પૂર્ણતાએ જ્ઞાને ના પામે ત્યાં સુધી એટલો બધો અંદર ફરે છે અને પછી તમે વળી પાછા એ સ્ટેજે પાછું ફરી તમારામાં ઓબર્વ થાય છે તમારી અશુદ્ધિ ને ખોતર ખોતર કર્યા કરે આપડી નબળીઓથી નથી થતું એ કામ કરે એ બધું બળ છે એની પાછળ મૂળ નિશ્ચયનું બળ છે એની પાછળ વાણી તો વ્યવહાર થી છે અનુભવ છે ચોક્કસ પણ વાણી તો હોય નિમિત્ત એટલે મોટું થયું નિમિત્તની કિંમત કેટલી મોટી થઈ નિમિત્ત પરંતુ કોણ નિમિત્ત એટલે આ વ્યવહારમાં વ્યવહારથી વ્યવહાર સ્વરૂપે જીવાય છે અને જીવન છે એ સમજ થવા માટે દરેક માનવ માત્ર એ કુદરતના બગીયામાં નિમિત્ત જ છે બીજું કશું નથી પણ એ નિમિત્ત છે એવું કોઈને ખ્યાલ નથી કોઈને ખ્યાલ નથી એટલે બહાર જઈને આપણે આ ના કહી શકો તમે કોઈને નાખો નહીં તો ગભરી જાય ગુજરી જાય એનું જે જીવન છે એમાં ઉડતો હોય થઈ જાય ખ્યાલ આવું છું એટલી વાત એટલે એના હું છું ને એનું કરવા જે છે બધામાં એને એને સરખા થાય એવું આપણે મૂકી શકાય છે એટલું કરી શકો કોણ આવ્યું ડોક્ટર અશોકભાઈ આગળ આવો સાહેબભાઈ આપણા જગદીશભાઈ આવો અહીંયા આગળ આવો ધર્મિષ્ઠ આવી છે કે નહીં ના લે કઈ છે દાદાજી કોણ છે સોનલ હું એક આજે એક રિક્વેસ્ટ કરું છું મોટે હું નાની હતી ત્યારે દાદાજી મને કાયમ કંઠે બિરાજો હે દાદા ગવડાવતા હતા કંઠે બીરાજો એ કે તારે રોજે આ પદ ગાવાનું તો હું ગઉ છું અમેરિકા કામ કરતી હો તો ભી એકવાર ગઈ લઉં પણ ઇન્ડિયા આવ્યા પછી રોજ નથી ગવાતું કારણ કે અહીંયા જરા વધારે કામ ને પ્રેશરમાં અત્યારે સમજાય છે કે મારી વાણી એક જ એવી અટકણ રહી ગઈ છે જે આપ દૂર કરો કે એના લીધે મારું બધું પકડે છે વાણીના લીધે જ અને મને દાદાએ નાનપણથી શા માટે કહું તું મને આજે સમજાય છે આજે અમે તમારી વાણી અમે લઈ લઈએ અને મારે ઓછામાં ઓછું બોલવું છે રાખવી છે થોડી ના જરાય નથી રાખવી જરાય હવે કશું જ રાખવું નથી પણ આ માની મને માની રહે માની રહે એટલું જ રાખવું મને હેરણ કરે છે એવી ના કરે ના પણ મને હવે મને વિતરાકતા જ હવે હવે સારું ખરાબ કરશું નહીં ચાલો એટલે આત્મા એટલે પ્રકાશ પ્રકાશ કશું જ નહીં પ્રકાશ એટલે શું એ પ્રકાશ જ આપે બીજું કશું જ નથી આત્મદ્રવ્ય તત્વ છે આત્મતત્વ એ પ્રકાશમય છે બીજું કશું જ નથી એટલે એના બે પ્રમુખ ગુણો છે જે જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ બંને પ્રકાશ એટલે શું કે એ ક્રિયાકારી હોય જ આ તો સામાન્યપણે બધા આપણને સમજાય છે એવી વાત છે પ્રકાશ વ્યવહારમાં આપણે આપણો માનવ સર્જી પ્રકાશ જોઈએ છે એમાં તો કે આ અને આંખોથી જુએ બધા જુએ છે આખો શું છે આખો શું છે આખી જેને કહો તમે કે ઇલ્યુમિનેટેડ એટલે પ્રકાશિત થયેલી પૂદગલ વ્રગણાઓ એનું એ બનેલી છે આંખો આ બધું જ એટલે આ જે પૂદગલ પરમાણુનું શરીર બનેલું છે શરીર તે પૂદગલ પરમાણુમાં ઉત્કૃષ્ટ પ્રકારના એવા પૂદગલ પરમાણુઓ જે ઇલિમિટેડ થયેલા એવું ઇલિમિટેડ પર ગાવાનું છે ભાગ એટલે જોઈ શકીએ છે આપણે એટલે એને વ્યવહાર દ્રષ્ટિ કહી શું કહ્યું વ્યવહાર પ્રકાશ વાળ તો દ્રષ્ટિ શબ્દ વપરાય નહીં તો વપરાય જ નહીં કોઈ વખતે માનવ સમજાય એટલે પ્રકાશ છે પ્રકાશ એ પ્રકાશ વ્યવહારથી વ્યવહાર સ્વરૂપ જ હોય અને નિશ્ચયથી નિશ્ચય સ્વરૂપે કાયમ નો હોય નો હોય વ્યવહારથી વ્યવહાર સ્વરૂપે હોય એ બધો એ વ્યવહાર સ્વરૂપે જ હોય એટલે કે એ કેવ જ્ઞાન થયા પછી પણ દેહ રહે છે એ બાકીના આયુષ્યના ભાગમાં એ આખો દેહ રહે છે તો એ રહેવાનો જ છે દેવનંદા માતા ઋષભ દત્તજીને એમને વિનંતી કરે છે ચાલો ભગવાનના દર્શન બંધ કરવાની ઈચ્છા થાય છે ચાલો લઈ જાય છે એમને જયારે એમના જન્મ સ્થળે ભગવાન આવે છે તેવું કરીશ ક્ષત્રિય કુંડમાં ત્યારે લઈ જાય છે ચાલો ભગવાન અને નજીક જઈ અને એમને એટલો બધો ઉપછાળો આવે છે કે ગણધર બેઠા છે એ નજીક જઈ અને ઉભા થાય છે અને એમની સ્થન દુગ્ધ ધારા બોલો અને ભગવાન સર ગૌતમ સ્વામી બહુ ઝીણું સમજનારા સર પ્રભુ આ શું આ ચમત્કાર આપ કેવા જ્ઞાની અત્યારે આ દર્શામાં છો અને આ તો આ કનેક્શન વ્યવહારના એના વગરનું બને કેવી રીતે આ શક્ય નથી તીર્થંકર ભગવંત માટે આ બંને કેવી રીતે પ્રભુ તો કે ગૌતમ આ સાચી ઘટના બની છે તમે સમજ્યા છો તે અને આ તમારા સમજમાં આવ્યું ને તમે જોયું તે સાચી હકીકત છે પ્રભુ સમજાવો પ્રકાશ પાડો તો કે આ ભવની મારી ગર્ભધારણની માતા છે શું કહ્યું જન્મ આપનારી ગર્ભધારણની આ વાત કરે છે અને આ કારણે આ વાત છે બોલો હવે આટલે આપણે કેવજ્ઞાન શું કલ્પનાઓ કરી નાખી છે આપણે તો ખરું કે નહીં ઉત્તમ શાહ બહુ દાદાએ તો અદભુત કામ કર્યું છે અદભુત કામ કર્યું છે આખો પરમાર્થ એને એટલો બધો ઉઘાડો સુંદર રીતે કર્યો છે અમારા યોગેશાનંદજી અઠા નથી પાછળ પડ્યા ખાઈ ખપોસીને ખાઈ ખપોસીને ગજબ ન પરમાર અને કવિરાજને આ અદભુત નીકળે છે બધું એમ એમ નથી નીકળતું એટલે હવે આપણા મહાત્માઓથી વડીલોથી અમારા રાધેશ પાટક સાહેબ બધા છીએ આપણે વડીલો અદભુત નીકળે છે અદભૂત નીકળે છે આપણા બધા એ વર્ક જશે ને ધીમે ધીમે જાય ને જુઓ જો અમદાવાદમાં ખીલશે તે આજે તો હમ આપણને સમય નહીં મળે એવું થઈ જવાનું એટલે પ્રકાશ જ છે પ્રકાશ પ્રકાશ મૂળ પ્રકાશ ક્યારે કહેવાય કે પ્રકાશ આખો સ્વયં પોતે કામમાં ના આવે શું કહ્યું પણ શરીર છે શરીર જોડે છે એટલે માટે એ પ્રકાશ સ્વરૂપ આપણે થયા જ નિર્ણય નિશ્ચિત કેવળ શુદ્ધાત્મા છું તે એમાં એ જ્ઞાન પ્રકાશને દર્શન પ્રકાશમાંથી મુખ્ય દર્શન પ્રકાશે કરીને આપણે એના ઉપયોગથી આ શરીર જોડે રહીએ મન વચન કાયા જોડે શું કહ્યું એ ઉપયોગથી એ સ્વયં ઉપયોગમય જ છે સ્વભાવથી પરંતુ આની જોડે રહ્યું અશુદ્ધિ બાકી રહી છે એટલે આપણે શુદ્ધ ઉપયોગ સ્વરૂપે આપણે પુરુષાર્થ હોવો ઘટે શું કહ્યું તો જ આ વ્યવહારના નિશ્ચયની વર્ષે એની વચ્ચે કંઈક ક્ષમતા રહ્યા કરશે નહીં તો ક્ષમતા રહેવી આકારમાં બહુ મુશ્કેલ છે ઘણી મુશ્કેલ છે કેમ શું છે કોમ દાદાજી આવરણ ન રહ્યું એવું ક્યારે સમજાય અથવા ભાસે એ તો દર્શન પર આવરણ ના રહ્યું હોય ને દર્શન ચોખ્ખું થઈ જાય એટલે ત્યાર પછી સમજાઈ જાય દર્શન દાદાજી એકદમ ત્યાર પછી તો જ્ઞાનના આવરણ નીકળતા જતા જાય છે ત્યાર પછી એના નીકળે જયારે જ્ઞાન જ્ઞાન સ્વરૂપે પ્રકાશે પછી તમારે ઉપયોગ નથી પડતો શું કહ્યું જ્ઞાન પ્રકાશ જ ક્રિયા એવું એ અંશે અંશે અંદર થયા કરે છે દાદાજી પરંતુ એ આજે ક્રિયાકારી છે એટલે શું કે આજે બીજ તો બીજનું કામ તો કરે છે નહીં એટલે કારણ ભાગમાં પણ કારણ કામ તો કરવાનું જ અંદર કાર્ય શરીરમાં આ રીતે કામ કરે છે અને જેટલું અનુભવને સ્થિરતા આવતી જાય તે અનુભવ પ્રમાણથી તમને રહે એટલે અક્રમ વિજ્ઞાન ક્રિયાકારી છે સ્વયં શું સ્વયં ક્રિયાકારી છે એ રીતે આ ક્રિયાકારી પ્રયોગ આ રીતે કરવો છે દાદાએ પરંતુ આપણે આજ્ઞા ધર્મ છીએ આપણે દ્રષ્ટિ વ્યવહાર દ્રષ્ટિને નિશ્ચય દ્રષ્ટિ અને આપણે આપણું શુદ્ધાત્માનું અકર્તા પદ કેમ કેમ કરીને ખુલ્લું થતું જતું જાય આપણા સ્વાદમાં આવતું જતું જાય આ વ્યવહારની અશુદ્ધિની સામે આપણે પુરુષાર્થી રહીએ છીએ રીતે વ્યવહારની અશુદ્ધિની સામે આપણે પુરુષાર્થી રહીએ એ રીતે તો દાદાજી વ્યવહારની અશુદ્ધિ ની સામે આપણે પુરુષાર્થી રહેતા રહેતા એટલે કે ફાઇલો દાદાજી દર્શન શુદ્ધિ થઈ જાય ફાઇલ આપણે એક નંબરની એક કઈ પણ એક નંબરની એક માં બીજી છે ક્યાં કોને કહ્યું આખી ટોળી પણ એ અંદર છે કે બહાર છે અંદર છે નહી અંદર છે એટલે બહાર છે દાદાજી ફાઇલો કહ્યું સમજવું પડશે ને આ એ શબ્દ જ એક તો બહુ મુખ્ય છે અદભુત છે એ દાદા દર્શન શુદ્ધિ મને સમજાવો ને દાદાજી દર્શન શુદ્ધિ એ જ મુખ્ય શુદ્ધિ છે ત્યારે જ જ્ઞાન ખુલ્લું થાય ને એ તો થાય જ નહીં કોઈ દિવસે એટલે આપણે પર્યાય નથી કયું દર્શન દર્શન જ્ઞાન પ્રાપ્ત થયા પછીનું જ્ઞાન પ્રાપ્ત થયા પછીનું દર્શન પ્રાપ્તિ શબ્દ વાપર્યો હા જ્ઞાન પ્રાપ્તિ જ્ઞાન થઈ ગયા પછીનું નહીં જ્ઞાન પ્રાપ્તિ હવે હવે આપણે થઈ જવા માટે દર્શન ખુલ્યું દેખતા થયા અને હવે દેખતા દેખતાથી આપણું દેખવાનું ચોખ્ખું થતું જતા એ જોવાનું છે અને ચોખ્ખું થયું એટલે પછી આપણે આગળ દર્શન જ મુખ્ય છે અને દર્શન થી જ આપણને કેવળ દર્શન પ્રાપ્ત થયું છે હકીકતમાં પરંતુ એ કેવળ સ્વરૂપે રહી ના શકે બધો વ્યવહાર બાકી રહ્યો છે તે ખ્યાલ આવ્યો ક્ષાયકતા છે આપણી નિશંકા પ્રાપ્ત થઈ છે પરંતુ આ વ્યવહાર બધો રહ્યો ને આ ઊંચો નીચો રહ્યો એટલે આપણને આપણને શંકા આવે નહી શંકા પણ એને કાંક્ષા અને વીતી ઈચ્છાના બધું કહ્યું છે ને એવું બધું રહ્યા કરે એ ડિસ્ચાર્જ ભાગમાં છે આખું સમ્યક દર્શનના આઠ અંગો કયા છે શાસ્ત્રોમાં આઠ અંગ જેમ શરીરના આપણા અંગો છે ને એ અંગોમાં વ્યવહાર બને છે તેમ તેમ દર્શન ખુલતું જતું જાય છે દર્શન ખુલ્લું થાય અને આમાં છેલ્લું અંગ એવું ત્યારે નીકળે કે આપણને શુદ્ધ પ્રેમદાદાથી મળ્યો અને શુદ્ધ પ્રેમ જે મહાત્માઓમાં આપણે એકબીજાને સમજીને એકબીજાથી લાભ થઈએ છીએ આપણને તેમાં એ શુદ્ધ પ્રેમ આજે આ બધા વિવિધતાઓ બધા સાથે હોય છતાં પણ આપણી શુદ્ધતાને આંચ ના આવે પ્રેમ શુદ્ધતાને એને છેલ્લામાં છેલ્લું વાત્સલ્ય કયું વાત્સલ્ય વાત્સલ્ય જે વાત્સલ્ય માતા બાળકના સંબંધને લાગુ પડે છે એ વ્યવહારથી છે રાઈટ અને આ નિશ્ચયમાં છે સમજાયું ને નિશ્ચયમાં છે એટલે કે પ્રેમ પ્રેમ વગર પરમાત્મા એમની પહેચાન જ ના થાય આપણને બહુ મુશ્કેલ છે આ એક જ ઉઘાડું લક્ષણ છે વ્યવહારો શરીર સાથે રહીએ છીએ કે જે લક્ષણે કરીને આપણને પરમાત્મા આપણે સમજાવી દીધું સાથે આમ તો પરમાત્મા દેખાય જ નહીં શું કરવા પ્રેમ શુદ્ધ પ્રેમ શુદ્ધ પ્રેમ શુદ્ધ પ્રેમ એક ધારો એક સરખો એમાં કશું ઉપર નીચે હોય જ નહીં એટલે દાદા કેવું ધી નોર્માલિટી ઇઝ ધી મોક્ષ નોર્માલિટી ઇઝ ધી મોક્ષ એને સહજ દશા કહી સહજ દશા પરંતુ જે વિચારક દશાએ કરીને ભૂમિકાઓએ કરીને આપણે કોઈપણ મન વચનકાયાના વ્યવહારને સાથે એના સંબંધોના શું કે આપણા અંતરના આપણે પોતે પોતાની જાત સાથેના સમજાયું ને કોઈ પણ વ્યવહારોમાં પક્ષ ના હોય આપણો પક્ષ ના હોય એના પક્ષકાર ક્યારે પણ ના થવાય એના પોર્સી બહુ આવે એની તરફ ખેંચે પણ એનો પક્ષ ના હોય આપણને સમજ્યું એ વિચારણા છે આખી જબરજસ્ત એ તટસ્થતા છે તટસ્થતા આપણે જ આ શરીર જોડે રહી અને અંતરથી તાટસ્થ્ય વૃત્તિ કેળવીએ વૃત્તિ શરીરમાં રહીને અંદરથી ટાટસ વૃત્તિ ક્રમ માર્ગ નો આખો છે ફર્સ્ટ ક્લાસ છે હોય પણ બહુ વિરલ પુરુષ હોય બહુ વિરલ હોય એ તો આગળનું બધું આવ્યું હોય સાથે હોય ત્યાર પછી આજે દાદા ભગવાનના જન્મથી ને શેખ સુધી ગાન ખુલ્લું થાય છે પછી પણ એ બધું આગળનું બધું અનુસાર રાખવું આવ્યો એમ એમ થાય નહી આ અને આપણને આ પુણ્ય નો યોગ મળ્યો દાદા એ તમારું પુણ્ય અને મારું નિમિત્ત આથી કામ થઈ ગયું શું પોતે દાદા ભગવાન એક શબ્દમાં એમનું હું પણ દેખાય છે આપણને કોઈને ના દાદાજી મેર મુવા કે તો પણ શું એમનું હું પણ દેખાય કલ્યાણ મુવા પોસરો મરને કે છે કલ્યાણ ભાવ દાદાજી વાત્સલ્ય ભાવ તારા સર્વ દુઃખોનું મૂળ મુવા તું જ છું આટલું કે શું એવું છે પ્રકાશ છે ચેતન પ્રકાશમય છે અને એ જ આપણી ઉપયોગમય દશા છે આપણી શું આ પ્રકાશને આપણે કઈ ઉપયોગ તમને કેવી રીતે મૂકી શકો ના મુકાય તમારે એટલે આ વ્યવહારના નિશ્ચયનો ભેદ ચાલો એક પદ બોલો બિહારી આનંદજી સરસજી આજે તો ન યોગેશ શું કરીશું યોગેશ આનંદ તમને ઠીક લાગે સર તમારું નહીં નહીં નહીં lokono ungata anta skaranani lokono ungata anta skaranani જગાડે એનું ના ધન ગી જગા રે હેન ના આપવા રણે જે બફારા રે ચેના કરી યોગી બફારા રે છે તડા પારિત કારણ્ય પાણી વાંચ તાજ તારા પા દવાણ કે વર મોક્ષ કોના મુતા અસ્ણ ગે તિનુ ના જગે હેનો ગાઇ પુછી ના ખુલાસા bete gyaani kae paana pochaave na kula sa apete gyaani gamete va anagadne gadi sake moksh daani gamete va ઘરે ઘડી શજમ મૂરતી અનુપમા દર્શનિયા પરમા દેદારી અનુપા દર્શ દે saraswati swatakarvati niragri saraswati. saraswati apakshiya vitragi swayam sidhagamani aa वितल रागी स्वयं से तागमवारी लोकोन उंगता जगाड़े एनू नाम आप धोड़ी जगाड़े हेनु आप बची आप सूरज भाई साहब आपने आ पांच आपता सूत्रों छे आप्सूत्र से जून अठार बे हजार बार सत्संग में अमरा थोड़ा तो अंतकरण नो घो सारो सत्संग थो तो रेफरस आज पांच आपतापुत्रों समझ सत्संग इच्छा छे अपने लाइ आपूत्र नंबर चार सौ एक जे वस्तु अपन ने अंतरण स्थिरता कराते धर्म આપ બધાને શું લાગે છે આપ બધાને શું લાગે છે બરોબર ને આ જ આજ્ઞાધર્મ છે આજ્ઞાધર્મ આજ જ છે આખો આજ્ઞાધર્મ અંતરનો છે આખો આજ્ઞાધર્મ અંતર જીવનને આપણને લાગુ પડે છે આપણે અંતરથી શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને પ્રજ્ઞા શક્તિએ કરીને મન વચનકાયામાં અંતસ્કરણના સ્તર ઉપર જે શરીર આખું કાર્યકારી છે તેમાં એ કોઈ પ્રત્યેક શરીરની ક્રિયામાં મન બુદ્ધિ ચિત્તને અહંકાર બધામાં જ આપણે ખાસ આ જોવાનું અને એમાં મુખ્ય આપણું શરીરનું અશુદ્ધ ચિત્ત છે તે કયું ચિત્ત કે અનંત સ્વરૂપે જન્મ જન્મારાઓથી ભટકા ભટકતું હતું એ ભટકણ એની બંધ થઈ एनात थूटाया अपने अनंत चित्त में ज्ञान मैं आपू जो बाकी व्यवहार रूच चित अंतकरण जो अशुद्ध भागेकू के अंतकरण स्तर पर साची रीते तो यह संख्यातपणा में आ गय शू क्यू आम तो आपने बढ़ बहुत लागे असंख्या लागे खरुअ असंख्या लागे खरु परंतु आ मूड़ दृष्टि पहली प्राप्त थी एट व्यवहार आखो ए तु जा तु जा तेम तेम, संख्या में एनी संख्या ओतु जानते जो संख्या ओछी थी एटू एक स्वरूप थत जत जाए शू क्यू एक स्वरूप थाय અને એ બધી જ સંખ્યાત્પર જેટલું જેટલું નીકળી ગયું સત્તર સિત્તેર નીકળી ગયું તો એટલું પેલું આપણું ચિત્તનું એક સ્વરૂપ થઈ ગયું પછી એ ચિત્ત આમ તેમ થશે જ તમારે આ મોટી વાત છે એટલે અંતસ્કરણના સ્તર ઉપર જ આખું આજ્ઞા ધર્મ અને આજ્ઞા તપ છે એને આખું હોમ ડિપાર્ટમેન્ટ અને ફોરેન ડિપાર્ટમેન્ટ અહીંયા કહ્યું એ આખી આપણી લક્ષ્મણ રેખા છે લક્ષ્મણ બહુ ક્લોઝ એટલું દૂધ પાણી જોવાનો સંબંધ હોય એટલું એ પ્રમાણે છે ત્યાં આગળ એટલે આ બીજા બધા તો ઘણા દ્રષ્ટાંતો આપ્યા છે આપણને કમળ જળ શરીર એ બધું ઘણી રીતે છે પણ દૂધ પાણીનું સમજી શકાય બધા એટલે અંતકરણના સ્તર ઉપર આપણને સ્થિરતા કરાવે તે ધર્મ એટલે એને આજ્ઞા ધર્મમાં મુખ્ય કયો ધર્મ અને ધર્મનું સ્વરૂપ આપણા વિશ્વમાં તો જુઓ ઘેરના કેટલા કેટલા પ્રકારે છે ધર્મના વાતો ભારતમાં કેટલા પ્રકારે છે પરંતુ એ દાદાની કડક ભાષા બહુ જુદી છે એમની પરંતુ લૌકિકતાએ કરીને છે એ ધર્મ શું લૌકિકતાએ એટલે લૌકિક વ્યવહાર કરીને બરોબર છે એટલે બધો બાહ્ય ધર્મ છે આખો એ ધર્મ અને ધર્મની સમજ મેહ્યથી જે બધા આપણા સાધનોથી આપણા માર્ગ પામીએ એ રીતનો છે એટલે ધર્મ મૂળ તો સમજાવ્યું નથી ધર્મ સ્વભાવથી સમજાવવું જોઈએ અંતસ્કરણના સ્તર પર સ્થિરતા રખાવે તે ધર્મ પણ આજ્ઞા ધર્મ આજ્ઞા ધર્મ છે સારા માટે કે આ સ્થિરતા પામવા માટે એટલે આપણું જીવન જ આખું ધર્મમય એ પ્રમાણે જવું જ ઘટે શું કહ્યું હવે હું કોઈ પણ પ્રમાણે કોઈ પણ ક્રિયાનું હું કરતા ના રહ્યો પરંતુ આ વ્યવહાર બાકી રહ્યો છે એનું શું થશે મારે તો કે હું કરતા નથી પણ એ વ્યવહાર શું તો કે એ તો બન્યા કરશે કરેલું હતું તે બન્યા કરશે એમાંથી એ કરેલો ભાગ હતો એ બધો નીકળતો જશે અને શુદ્ધિ થતી જતી જશે કર્યા વગર કશું બને નહીં બની શકે કર્યા વગર કઈ થાય એટલે આ બને છે તે બધું પરિણામ સ્વરૂપ છે શું છે એટલે અંતસ્કરણમાં આપણને હજુ દાદાએ કહ્યું કે પદ બોલાવ્યું એમને કઈ ગયું હતું કેવું સુંદર છે પેલું મોટા સુરવાનું આ એટલો ઉપયોગપૂર્વક આપતા હોય અદભુત પદ એવી રચના થઈ ગઈ હતી કવિરાશિયા તે વખતે પહેલ વહેલી વખતે આપતા હોય બહાર પડતી હતી હું ને ચંદ્રકાન્તભાઈ સાંતાક્રુઝથી અમે માટુંગા જતા હતા ટેક્સીમાં દાદા સાથે અને બાંદ્રા આવ્યું અને આપણે પેલું કયું કે છે જગ્યા બાંદ્રાથી પેલી લમ એરિયા કયો છે એ બાજુથી જવાનું હતું અમારે માટુંગા જવાનું એ રસ્તો પકડ્યો હતો એટલે બાંદ્રા આવ્યું ક્રોસ કરતા હતા અને સરસ હવે અમે તમને બંનેને કહી રહીએ છીએ અમે બે સાથે હતા અને દાદા હતા ટેક્સીમાં તો હવે તમારે એટલું ધ્યાન રાખવું પડશે એટલી કાળજી રાખજો બરોબર કે એક પણ ઈચ્છા ઉભી ના થવી જોઈએ આટલા શબ્દો કહી જાય શું કહ્યું નિરીક્ષક દિશા પ્રાપ્ત દશા પ્રાપ્ત થયા પછી કેવી રીતે બસ એટલે ચેતવણી આપીએ પહેલી વખતે બહુ અદભુત હેતુ ટૂંકા મત કહી દીધું ત્યાં પહોંચ્યા ને બહુ સુંદર પ્રસંગ થયો ખેતસિંહ હતા આજે તો અત્યારે માં તાજા જ આવ્યા હતા એટલે તે આ પદ નીકળ્યું હતું આ પદ વાંચીએ ઉપયોગપૂર્વક તમે કંઠે બિરાજો છો એ પણ આમ રાખો વાંચો તો એટલે આ રીતે ચરણવિધિ પણ આપણને કઈ છે વાંચવાની નિશ્ચય વ્યવહાર ચરણવિધિ નિશ્ચય વ્યવહાર ચરણવિધિ એટલે બંનેને સામાન્ય સમાંતરે રાખે એ પ્રમાણેની એક સરખી બે પેરેલ રેલવેના પાટા જેવી સમજ્યું એટલે વાંચનાર વાંચે અને આપણે જોનાર જોઈએ એને શું કહ્યું એટલે આંખો વાંચવાની છે પણ એ વ્યવહારથી વાંચશે પરંતુ નિશ્ચય સ્વરૂપ હું થયો છું એટલે મારા પ્રકાશમાં જ જોવાશે મારાથી એટલે વાંચનારને વાંચતા વાંચતા આપણી દર્શન આવરણો છે આ વ્યવહાર દ્રષ્ટિના કયા એ આખા આવરણો નીકળશે નહીં તો આંખોથી જેમ છે હજુ આપણે આજ્ઞા જન્મ પામ્યા છીએ અને શુદ્ધાત્મા પર પામ્યા જેમ છે ના સમજાય દેખાય જ નહીં દેખાય આંખો છે તોય શુદ્ધાત્મા થયા તોય આ વાત છે આવરણો ત્યાં લાગુ પડે છે એ આવરણો નીકળે તો આપણને એને જ આપણને દર્શનના આવરણો કહેવામાં આવે છે દર્શન આવરણીય એ પરિણામ સ્વરૂપ ભાગ છે અંતસ્કરણના સ્તર ઉપરનો શું કહ્યું એ વાત છે એટલે અંતસ્કરણના સ્તર પર થાય એટલે આપણે કહ્યું એ પ્રયોગ આપે ચાખો આપણે હાથમાં પ્રયોગ કારણ કે હવે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ કે પ્રજ્ઞાના લેવલે કરીને પ્રજ્ઞાશક્તિએ કરીને આપણે અંતસ્કરણ સ્તર ઉપર એ લેવલે બોર્ડર લાઇન ઉપર આપણે હોમ ડિપાર્ટમેન્ટ સ્વરૂપે રહીને શું કહ્યું અંતઃકરણ સાથે જે શુદ્ધિકરણ માગે છે એમાં પ્રયોગી સ્વરૂપે છીએ આપણે મૂળ પ્રયોગી કયો મૂળ પ્રયોગ કે કેવો જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ એવું છું એટલે મારા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી હું જ્ઞાન પ્રકાશમય થઈ જવું શરીર સાથે રહીને શરીર સાથે રહીને શરીર વગર આ વસ્તુ છે જ નહીં એટલે બધી ભાષા છે બધી અપેક્ષા કરીને છે એટલે વ્યવહારની અપેક્ષાએ આ નિશ્ચય સ્વરૂપ થતા જવું શું એટલે વ્યવહાર છે એ દ્રષ્ટિથી એ દ્રષ્ટિથી અમે કહીએ છીએ સમજાયું એટલે એ પ્રયોગથી બોલવાનું છે આ પદ બોલો લોકો આવી રીતે બોલે ને એનો આખો લોકો આ બધું ઊંઘતા એમાં આ બધું અનુસ્વાર બધું દેખાવવું જોઈએ અને એ પ્રમાણે તમારું આમ ફરે તો તમારે જો શુદ્ધિ કેવી સરસ થાય છે આ પ્રયોગ બતાવ્યો છે પણ આપણે સમજ્યા નથી એટલે શરૂઆતમાં શરૂ એકદમ એ બહુ કોઈ દાડો સુખ ચાક્યું ને તો એકદમ મળી જાય છે ને એટલે ઠંડક આવી જાય છે એકદમ એટલે પેલી આજ્ઞા સમજાય તો ના પકડાય તો બધું આપણે બધાએ આ તો એવું છે આખો વ્યવહાર એવો છે તો આમ જ ચાલ્યા કરે એક વાત હજાર હજાર વખત કહે ત્યારે કંઈક એનું થાય એટલું નથી થતું એટલે અંતસ્કરણના લેવલે આજ્ઞાધર્મ છે આપણો પછી આતસૂત્ર નંબર ચારસો બે અંતઃકરણ એક્ઝેક્ટ પાર્લામેન્ટ જેવું જ છે અહંકાર પ્રેસિડેન્ટ છે પ્રેસિડેન્ટનું તો આપણે હમણાં એક્સરસાઇઝ જોઈ બધા જાણીએ છીએ બધા કહે છે કે અમને સત્તા કશી નહીં પણ હા શું મોટો વાઇસ રોય માટે પહેલો મેલ બનાવ્યો હતો એટલે ઇસરો રહેવા મજા છે અડધો ભાગ એ તો બે વાપરતા હતા એક પેલો વ્યવહાર અને પોતાનું ગાદી ઉપરવાળું બે ભાગ હતા પેલો ભાગ આવે આપણે તો ભારતીય કે ભાઈ આપણે શી જરૂર છે કરો એટલે પ્રેસિડેન્ટ કે છે કશું ચાલે ને તો બધું ચલાવવા જઈએ અહંકાર અહંકાર પ્રેસિડેન્ટ બુદ્ધિ વડાપ્રધાન વડાપ્રધાન એટલે એમને તો આ બધા શું કરે એટલે ધીમે રહી સાહેબ સાહેબ માર્ગદર્શી કોડી છે કારણ કે અહંગ આ બુદ્ધિ જ મુખ્ય છે બુદ્ધિ એ પ્રકાશ છે જો જો હા એ પૌદગલિક પ્રકાશ છે આપણા આટલા ભાગમાં આ શિષ કમળમાં જે એનો ભાગ છે આખો એ પોદગલી પ્રકાશમાં એ બનેલો છે આખો જેવી રીતે આંખો જોવા માટે પોલીપ્રકાશ થી ઇલિમિનેટેડ પરમાણુ છે એવી રીતે એમાં એટલે બુદ્ધિ એ પ્રકાશે કરીને આપણને ગાઈડ કરનારી છે આપણું ગાઈડ બની જાય છે ખોટું નથી એટલે ચાલ્યા જ આવે છે તો શું પણ એને જે અસમ્યકપણું છે એમાંથી નીકળી એટલે સમ્યકપણામાં એને આવવું ઘટે છે આ શરીર છે એટલે એટલે શરીરને ચલાવવા પણ આમાં વ્યવહારથી ચલાવવા પણ આમાં એનું સમ્યક પણ જેટલું આવે ને એટલું આપણને સતી રીતે રાખે સમ્યક બુદ્ધિનું અને આપણી અંદર અંશો ખુલ્લા થાય જ આજ્ઞાધર્મના પુરુષાર્થમાં સમજાવ્યું ને સમ્યક બુદ્ધિના आम तो संख्या असंख्या असंख्या काउंटेबल नहीं हो समझ पर अनता एक चित प्रोसेस में आ गय शू क्यू क्यू चित्त तो मन वचनकाया लगत શરીર નું જે બાકી રહેલો ભાગ છે ભટકવા વાળો એટકવાળો ભાગ એ પણ પ્રકાશમય છે પણ એ અશુદ્ધ પ્રકાશમય છે શું કહ્યું હા એટલે એ અશુદ્ધ જ્ઞાન પ્રકાશ અને અશુદ્ધ દર્શન પ્રકાશ એ અશુદ્ધિને કારણે એ આખો હમણાં રહ્યા કરે છે તો આપણે અહીંયા આપણે બહાર જાય બધું થાય આવો સમજ્યા આ બધું સમજવું તો પડે જ ને એનું અશુદ્ધિ નીકળી ગઈ એટલે એ ચિત એકાદિત ઓટોમેટિક થઈ જાય પછી આપણે આપણા આપણા પત્ર કરે ના એ સંખ્યાત એટલે કે સંખ્યાતમાં આવે પણ સંખ્યાત એટલે એક સ્વરૂપ થતું છે એક સ્વરૂપ થતું છે અને અશુદ્ધિ દાદાજી આપણને આઈડેન્ટીફાય થઈ એક સ્વરૂપ તો ક્યારે થાય છેલ્લા શરીરમાં થાય એમ એમ નહીં થાય એટલે કોઈનો એક અવતાર હોય કોઈને બે હોય અશુદ્ધિ તો આપણને આઈડેન્ટીફાય થઈ કે મિનલ તારી તારા પૂતગલની કારણે તારું ચિત્ત કેવું પડે કે એટલું જ કહેવાય જરૂર બીજું કશું નહીં એ આજે એ નિશ્ચેતન ચેતન છે એટલા માટે આપણે એની રીતે આવું ડીલ કરીએ તો એને ખોટું લાગે એવું નથી પણ નથી ડીલ કરતા એટલે મજબૂત થતું જતું મુશ્કેલી આ છે આપણે એની જોડે ડીલિંગ રાખવું જોઈએ આ બુદ્ધિબહેન છે એની જોડે ડીલિંગ કરવું જોઈએ સમજાવ્યું એની જોડે ડીલિંગ કરવું જોઈએ અમે કીર્તિ શાહ છે આપણા ન્યુ જર્સીના એની દીકરી હતી તન વય કરીને એને અમે બહુ કેટલા વર્ષોની વાત છે ત્યારે અમે એ બેઠી હતી પૂછ્યું અમે કે જો કીર્તિભાઈ તમે દીકરી આજે આવી વાત કરીએ એને મેં પૂછ્યું તનવી ત્યાં તો ઇંગ્લિશ બોલે ને કે You'd like to be dealt with by your intellect or to deal with your intellect. So I said, I, I don't have time for this book. I said, I don't have time for a second. So, no, to deal with my intellect. I said, oh, that's my degree. Thank you, my brother. I don't have to deal with my intellect. I don't have to deal with my intellect. Huh? So I don't have to deal with my intellect. કરારમાં આવી જઈએ સમજે આવી રીતે છે અને અશુદ્ધ ચિત્ત આ રીતે ઉપયોગપૂર્વક જોવાનું એ અનુક્રહ અને મન એ હોમ ડિપાર્ટમેન્ટ છે એટલે મનના સ્તર પર હવે આપણે ઉશુદ્ધાત્મા થયા એટલે પ્રજ્ઞાશક્તિ લેવલે પ્રજ્ઞા કરીને પુરુષાર્થે કરીને આપણું છેલ્લું મનોપરિયો એઝ ઇટ ઇઝ ખુલ્લું થાય એવા એવું મન તૈયાર થઈ રહે સમજાયું એ આપણું હોમ ડિપાર્ટમેન્ટ છે એ હોમ ડિપાર્ટમેન્ટ એટલે જ્ઞેય જ્ઞાતા હવે આ મન જે છે શરીરનું મન છે તે જ્ઞેય સ્વરૂપ થઈ ગયું એટલે ક્યારેય પણ મને એના પ્રમાણે જ્ઞેય સ્વરૂપ કરી શકે હું જ્ઞાતા આ દ્રશ્ય સ્વરૂપ છે હું દ્રષ્ટા સમજાયું ને એ જ્ઞે દ્રશ્યનો જ્ઞાતા દ્રષ્ટા આ બહુ પાકું થતું જતું જાય એ પ્રમાણે આપણું અંદરથી આ મનપર્ય જ્ઞાનનો પ્રકાશો બધા આવતા જતા જાય અને એના બધા અવસ્થાઓ સમજાતી જતી જાય અને છેલ્લે આપણને છેલ્લા વખતે હા અત્યાર તપ જે થાય છે તે છેલ્લો દેહ મળશે ત્યારે તમારે થોડી વખતમાં ભગવાનના દર્શન કરતા જ કલાકમાં બધું સોફ થઈ જશે એટલું બધું અબળ છે એટલે આ ભાવની આજ્ઞાબંધનું આટલું બધું કિંમત છે એક આ એક આપણો સાચવી લેવાને એટલે શું કહે આપણે કાળજીપૂર્વક ઉપયોગપૂર્વક એની સાવધાની સ્વરૂપે આપણા વ્યવહારથી વ્યવહારમાં રહેવાનું છે સમજયું સાવધાની સ્વરૂપ રહેવું ને દાદાજી ચિત્ત અશુદ્ધ થાય છે ને જયારે એટલે હું અત્યારે રિલેટીવ સેલ્ફની સ્ટ્રેટ વાત કહું ચિત્તની ચિત્રશો થાય ને દાદાજી એનો આ પ્રયોગ ને તો એ પ્રયોગથી લેવું પડશે સૌથી પહેલા દાદાજી મન બહાર લઇ જાય કે શું થાય એમાં પ્રયોગ સ્વરૂપે તમે છઠ્ઠી કલમ લઇ લેજો આપડી ફાઇલ પાસે ફાઇલ ને કે છઠ્ઠી કલમમાં પ્રયોગ સ્વરૂપે રહો રાઈટ દાદાજી પ્રયોગ સ્વરૂપે રહો પ્રયોગ સ્વરૂપે અને ત્યાં રીતે પ્રયોગી થશો તો એનો હિસાબ બધો મળી જશે ને વધુ નહીં થાય કરતા નહીં થાવ તમે સમજ કામ કરશે તમને જરૂર ઓકે વાણી હોય તો પાંચમી કલમ લઈ લો જેને જે લાગતી હોય તે લો તમે એને પાછળ પડવું ધીમે ધીમે બધું કરો તો બહુ ઉત્તમ આ કનુભાઈએ બહુ માથાકુટ કરી છે એમાં ખૂબ ખૂબ કરી છે કલાક કલાક મેં એને એવું છોડી દિવસ આ પોસાય નહીં દાદા કેમ પોસાય બધું એટલે આ ચારસો બે અંતઃકરણ સ્વરૂપર ચારસો ત્રણ મુખ્ય પ્રસ્તાવ મૂકનાર જવાબદાર પ્રધાન કોણ પ્રધાન જવાબદાર મુક પ્રસ્તાવ મૂકે આમાં મુખ્ય કોઈ જ નહીં ઉદય આવે ને ચારમાંથી એક ભાગ પ્રસ્તાવ મૂકનાર પ્રધાન હોય એટલે ઉદય પ્રમાણે જે હોય તે પ્રસ્તાવ મૂકનાર આ પ્રસ્તાવ મુકનારમાં એવું છે કે આ વડાપ્રધાન તો છે ને એ તો એક અવસ્થા છે કે ત્યાં આગળ ટેમ્પલેટો દેખાયા કરે અને આઈ જ્યા કરે એટલે કે બરોબર છે આ તો મિનિસ્ટરે કામ કર્યું થાય એવું મનેશભાઈ થાય તો મિનિસ્ટર કોણ છે બધા મેઇન આ ફોરેન ડિપાર્ટમેન્ટ ખરું કે નહીં ફોરેન ડિપાર્ટમેન્ટ અને પેલા એમ્બેસેડર ચિત એમ્બેસેડર વર્લ્ડ એમ્બેસેડર બધા એમ્બેસેડર તો બધી છૂટાને ફરવાની પણ આ બધે જ ફરી શકે આ બે ની સત્તા એમ્બેસેડર બહુ સત્તા છો જાણો છો અને વોરે ડિક્લેર કરી શકે છે ત્યાં બેઠા બેઠા એવી પરિસ્થિતિ ઉભી થઈ જાય તો ઉત્તમ શાહ એવું છે આ બે મુખ્ય સમજાય ને પણ એકદમ પગલ્યું ના ભરી શકે વ્યવહાર એવું આ છે એમાં ખ્યાલ આવે એટલે પ્રસ્તાવ મૂકનાર ચિત્ત અને બુદ્ધિ બે માંથી એકનું હોય એ પ્રમાણે મન કાર્યરત થાય પછી કાર્યરતો આ પ્રમાણે રહ્યા કરે સમજાયું ને એ થઈ જાય જો બુદ્ધિ નું હોય ને એટલે પેલો સિક્કા સાથે આવે પાછું બુદ્ધિ નું એટલે કોઈ એમ ના કે અનસર્ટિફાઈડ છે આ પ્રસ્તાવ અનસર્ટિફાઈડ જેમ નાખે કોઈ સિક્કો તો છે સમજ્યું અને પેલા તો બધા બધી રીતે એમને છૂટ ફરવાની એટલે એમનો પ્રસ્તાવ આવે તારે પણ મન પછી કઈ નહીં પણ તે વખત સ્થિર થઈ જાય ને એક બધું હોય તો કા ચાલો એટલે બંને તે વખત એટલે મન પ્રમાણે રહે દાદા ઉગ્રાંત સાથે બહુ સારું સમજાયું છે આ બધું છે એનું બધું જ હોય ને અમે સાંતાક્રુઝ થી દાદર જતા હતા એ દાખલો દાદા એ જ છે બધું કે અમે જે ઈચ્છા કે ટેક્સી માં જઈશું હા કે ના બની બસમાં સ્ટેશન પરથી જઈશું બે રેલવે પછી આ પછી નક્કી થાય ને એટલે ત્યાંથી નીકળે એટલે ચાલો સ્ટેશન તરફ રસ્તો પકડે એટલે પ્રસ્તાવ ફાઇનલ થઈ ગયો આવું બધું હોય સમજવું એટલે પેમ્બલેટો જેવું હોય ને ચિતને પ્રમાણે પેમ્બલેટો આયા કરે બધા આ તો બધું ફંક્શન છે પણ મનને મુખ્ય કહ્યું મનને મુખ્ય કહ્યું ખાસ એટલે તો મનને બહુ રાજા બહુ મુખ્ય કહ્યું આ શરીરમાં સંચાલન તંત્રમાં બધું ખ્યાલ આવ્યો ને એટલે આપણા જૈન દર્શનમાં મન બુદ્ધ મન વાણી અને આ મન વચનને કાયા કહેવું છે જ્યારે વેદાંતમાં તો જરા થોડું સમજાયું છે અંત કરીને બધું તત્વ અને બધા એમાં એ પણ એ પ્રકૃતિનું એનાલિસિસ કર્યું છે ખૂબ ખૂબ અંદર ઉતર્યા છે જીરામાં ગયા છે પ્રકૃતિનું બધી જ રીતે ઉપનિષદમાં પણ એ દર્શનમાં જ આવ્યા છે બધા પ્રકૃતિના તત્વો અને કુદરતના તત્વો બધા આ રીતે આવી છે સમજાયું હા પરંતુ એ આપણા અહીના છે ને એટલે આત્મલક્ષી બ્રહ્મલક્ષી હોવાને કારણે એ આપણું એ પ્રમાણે એમનું જીવન ગયેલું એમાં બધા એ થઈ ગયા બધા ખ્યાલ અને પરદેશોમાં જે સિલસુપો વિચારકો થયા છે એમને પણ આજ રીતે કુદરતના તત્વોમાં જ ગયા છે બધા જે તત્વોમાં ગયા એનું એટલું થઈ જાય એને ખ્યાલ આવ્યો કે નહીં બધી ઓબ્ઝર્વેશન થઈ જીચાર બધું ન્યૂટનને નો સિદ્ધાંત આવ્યો એમ જોયું એ ઓબ્ઝર્વેશન છે જ ખાલી પછી એમાં વિચાર ચાલે જબરજસ્ત ચારસો ચાર આવે લઈએ અંતઃકરણનો ઉદભોગ એકદમ શી રીતે થાય એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે એવિડન્સ મળે એટલે મન ઉભું થાય અથવા એવિડન્સ મરે, એટલે અહંકાર ઉભો થાય અથવા ચિત્ત કે બુદ્ધિ ઉભી થાય એ જેવું પ્રકારનું એવિડન્સ એ ઉદય આવે ને તે પ્રમાણે ખ્યાલ આવ્યું કે નહીં કંઈક તો ઉદય આવવો જોઈએ જ અને ઉદય આવે કેવી રીતે ગપ તો આવે જ નહીં કોઈ દિવસે એની પાછળ બિલકુલ વ્યવસ્થા તંત્ર છે ને આખું અને કેવું છે વૈજ્ઞાનિક જપથી છે વૈજ્ઞાનિક જપ એટલે ગપું ગપતું ગપું નહીં જેમ છે તેમ આવે ઉદય એટલે સાયન્ટિફિક કહ્યું એટલે તેને વિજ્ઞાન કર્યું નાખું વિજ્ઞાન આજે જ્ઞાન ના હોય તો વિચારકો હોય તો આમાં બહુ એ કરે છે વિજ્ઞાન ને આ બધામાં સમજાયું ને સુધી ખરું કે નહીં બહુ એ એટલે આ ઉદભવ કેવી થાય છે એવું કહે છે અને બધા એવિડન્સ કેવા મળે એ પ્રમાણે પછી મન ઉભું થાય આ બધા એવિડન્સ મળે એ પ્રમાણે એ ગોઠવાતું જાય પણ મનના સ્તરે કરીને શરીરમાં આખું નિયંત્રણ હોય એનું બધું છે સમજના ઇન્દ્રિયો ઉપર પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો એટલે એ અશુદ્ધ જ્ઞાન છે એટલા માટે એને અશુદ્ધ ભાવેન્દ્રિયો કહી શકો તમે શું કહ્યું પણ એને આમ તો જ્ઞાનેન્દ્રિયો કહેવાય કારણ કે જ્ઞાન રસ છે આખું જે લોહી ફરે છે ને એમાં લોહીમાં બધા જ પ્રકારના ગુણો અમુક કરતા છે એનો ફ્લો બધા હોય છે જુદા જુદા એક નદી હોય નદીના વહેણમાં બધા જીવડાદુઓ હોય એવી રીતે હોય છે પાણી એક જ હોય છે આખું અંતઃકરણનો ફ્લો તો એક જ હોય છે ખ્યાલ આવ્યો બહુ જીડું જ છે આપણે આપણું પોતાનું જ અંદરનું છે એને જ સમજવાનું છે બીજું કશું એ નથી કોઈનું છેલ્લું આપતા સૂત્ર ચારસો છે આગળ જોઈએ કે સાહેબ અંતકરણની મુવમેન્ટ છે જ બોલો મુવમેન્ટ એટલે ગતિ एने कोई ने चलावू पड़त नहीं स्वयं संचालित है स्वयं संचालित एट डिस्चार्ज स्वरूप आटली सादी भाषा में केू दी सकू के मूकी दी सकू समझाई અને એક એમાંથી સુંદર વિધાન દાદા ભગવાને મૂક્યું જાડે ફરવાની જવાની કોઈની સ્વતંત્ર સત્તા નથી મૂકી દીધું બલભલાને વિચાર કરતા રીતે સ્વતંત્ર સત્તા નથી હત સત્તા નથી અને બધાને અનુભવ થયા તો એટલે પાંચ આ સૂત્રો છે દાદાજી આમાં જે આપણું મુખ્ય જ્ઞ છે ફાઇલ વન ની અંદર અંતસ્કરણ થયું દાદા માટે ફાઇલ નંબર આપણે પ્રજ્ઞાશક્તિએ પ્રજ્ઞાશક્તિ એ કલ્પશક્તિ એ કરીને આપણે અંતસ્કરણની વૈકલ્પિકતા છે બધી આગળની ડિસ્ચાર્જ ભાગની એની સાથે કલ્પશક્તિ કરીને રહેવાનું એટલે કે નિર્વિકલ્પ રહી શકીએ આપણે એને સમાધિ કહીએ નિર્વિકલ્પ સમાધિ છે એ સમાધિ દશા છે સમાધિકરણ એના માટે બેસવું નથી પડતું ખ્યાલ આવ્યો પણ જેટલું જેટલું સમજાતું જતું જાય એટલું એ કુદરતી છે સમાધિ શબ્દ પરમાર્થથી એ સહજતાનો સાહજિકતાનો શબ્દ છે અને વ્યવહારથી તમે જોવા જાઓ તો એ ક્રિયાથી છે ક્રિયાથી છે પણ કઈ ક્રિયા અંતસ્કરણની અંદરની ક્રિયા મનના સ્તર પર કે મેડિટેશન ધ્યાન એ બધું એ રીતે હોય છે સમજાયું આપણે આ ધીરુભી ગાંઠાણી એ ત્રણ અનુભવ જ્ઞાન સૂત્રોમાંથી બોલ્યા છે લઈ લઈએ પાંચ મિનિટ લાગશે પાંચ સાત મિનિટ વિધિ કરજો ભાઈ હા પુત્ર મહેશભાઈ હા લઈએ આપણે છવ્વીસમી શ્રેણીમાંથી એકસો પાસઠમ સૂત્ર છે પોતે પોતાને ખોટો ના પાડે બોલો न्याय खोटो ना पाड़े बीजा न्याय खोटा ना पाड़े ए जीवन नज्ञान भगवान विज्ञान वितराग विज्ञान आम गांधन शू समझे પોતે પોતાને ખોટો ના પાડે એટલે એકમત એક પછી બીજા વિતરાગ વિજ્ઞાન ના ના બીજાને ના પૂછ્યું તમે બીજાને એટલે બીજાને ખોટા ના પાડે એટલે એકા જથ સમજી બઉ સિક્રેટ વસ્તુ છે આ દશા થાય એ વિતરાક વિજ્ઞાન જીવનનું વિજ્ઞાન છે આપણું એક મિત્રાગ મત દાદા ભગવાનનો મત મત છંદ નથી છંદ એ તો સ્વચ્છંદતામાં જાય છંદ શબ્દ બહુ મોટો છે શરીર છે એટલે વ્યવહાર છે એટલે રહેવાનો જ તો હું સમજવા જેવું છે એકા મત એટલે પોતે પોતાની રિલેટીવ સેલ્ફ ને બેલેન્સલી તપસ્થપણે જોઈ શકે એ એક નહીં એટલે બધા વિવિધવાળા વ્યવહારોમાં વ્યવહારમાં વિવિધતા કોઈ જગાએ ના લાગે પણ એક જ પ્રકારનો વ્યવહાર છે કયો તો કે ખાલી થતો એટલે એક જાત જ છે પરંતુ વિવિધતા છે એટલે વિવિધતા સ્વરૂપે એક જ જાત આખી ખાલી થયા કરે છે એટલે ગલન શબ્દમાં મૂ કીધું ગલન શબ્દ એટલે વિતરાગો જોતા હતા એક પૂતગલ ઉપર દ્રષ્ટિ એટલે આ રીતે રાખેલી એટલે વિવિધતા અંતર કેટલું બધું આવતું માય ભગવાન સાડા બાર વર્ષની જે ઉદય બધા આવ્યા ઉદય પરિણામો એમાં આ રીતે જ રહ્યા એ કા મત એકાદત મત આગળ ફીટ બેસી ગયેલો થઈ અને એકાજત એટલે આ ગલન બીજી કશું જ નહીં પ્રકાર નથી જોયો એમને ગલનનો આવું સમજાયું એટલે એક પૂતગલ કહેવાય અને દાદા કે છે અમે નેટ એક પૂત કર આ જોયું ત્યારે અનુભવ આ જ્ઞાન ખુલ્લું થઈ જાય તો ના થઈ શકે કહ્યું તો કે એમ પટેલ અને એમના વ્યવહારનું સમજાયું એક પૂત દાદાજી આ એકત છે ને એક પોતાને ખોટો ના પડે એની સાથે કેવી રીતે લિંકમાં આવ્યું હોય એકમત એવું છે કે કોઈ પોતાનું અપમાન કરે ખરો ના કરે કોઈ પોતે પોતાને દુઃખ આપે ખરો ના કરે કરે બે ખોટો પડ્યો કેવાય બે જો હોય તો કરે છે સમજાય છે સીધી વાત છે આ અર્થ ધ્યાન રૌદય રાખ શું બધું એ તો બધું છે ખ્યાલ આવ્યું ને ધર્મધ્યાન એવું ના ના થાય ધર્મધ્યાન માં ના થાય એ અને શુક્લ ધ્યાન એમાં તો આ બે આવી ગયા મત પણ ઉભો ના થાય કોઈ પણ પ્રકારનું સમજાવ્યું ને અને વિવિધતા પણ ક્યાંય ના હોય દ્રષ્ટિ બધી વિવિધતાવાળી છે વિવિધતા જોશે છતાં એમાં અભેદતા હશે એની આ વાત છે અને આપણા સંબંધો જ આ બીજું કયું કરાવવાનું છે તમને દરેકને આપણે પોતાને પોતાના સંબંધો જ બીજા બીજું કોઈ નહીં કરાવે તો સંબંધો કેટલા ઉપકારી છે પરંતુ એનું ઉપકારી પણ હું આપણને હજુ સમજાયું નથી એની એ ભળઘટ છે બધી શું કહ્યું સંબંધો ઉપકારી સંયોગોનું ઉપકારી પણ સંયોગોનું ઉપકારી બધી જ રીતે હવે એટલે એકમત જે છે એ આખો પોતે પોતાની અંદર પોતે જ ડાયવર્ટ થઈ જાય છે અંતરંગમાં એટલે એકા મત છ કરણો કયા છે છ જાતના કરણ કરણ એટલે ક્રિયા બનવાના પ્રકારો બરોબર છે શું એ આખું આ વ્યવસ્થિત આજ્ઞા બધું આવી જાય છે બરોબર છે પરંતુ એના બધા ફેડરલ કોઝીસ છે ને બધા એમાં કે છે એટલે પૂદગલના છ કરણ છે એવા ચેતનના પણ છ કરણ છે બંને પેરેલ છે પૂદગલ ધારાની પૂદગલ પરિણતિ ચેતન ધારાની એ રીતે વાત છે હવે એ બધું ઊંડા જવાની કંઈ જરૂર નથી આમાં બધું જ આવી જાય છે આજના ધર્મમાં છવ્વીસમાંથી સૂત્ર લઈએ ચેતન એ છે બોલો पूगल ए पुदगलज है बधी रमत पूल बने चेतन चे। कई बनतु पूल शरीर जो एम कशु बनतु नहीं तो पी तो क्या पूगल मैं के、के कारण पूल मैतगल कारण पूतगल ए फिजिकल देह ए पौदगलिक कारण पूतगल में निश्चेतन चेतनता निश्चेतन चेतन निश्चेतन चेतनता है कारण पूल कारण है એટલા માટે જ એ નિશ્ચેતન ચેતન સ્વરૂપ આખું જે નિશ્ચેતન ચેતન સ્વરૂપ સારી વ્યવસ્થા તંત્ર છે જે સારા સારા વિશ્વને બધાને જીવ માત્રને ચલાવે છે તો સારા મનુષ્ય માનવ બધા સમાજને ચલાવે છે નિશ્ચેતન શક્તિ એટલે નિશ્ચેતન ચેતન કારણ સ્વરૂપ એ ત્યાં ઐતિહાસ ફીડ થાય જેનું જે અનુસંધાન કોમ્પ્યુટરના દાખલાઓને અત્યારનું વિજ્ઞાનને ભૌતિક વિજ્ઞાનમાં સમજી શકો છો તમે ના કારણ એટલે નિશ્ચેતન ચેતન પૂતગલ તો ખર્યું ને એટલે કે એ સ્વભાવ છે પૂતગલનો પૂતગલ સ્વાભાવિક છે પરંતુ સ્વાભાવિક પરમાણુ અંદર આશ્રમ થતાની સાથે તેનું ઊં જે માન્યતાનો પ્રકાર છે એના કારણે એ માન્યતાનો પ્રકાર વિભાવ સ્વરૂપ છે બહિરમુખી છે એટલે એને ચેતનની હાજરીમાં અંતરમાં ચેતન છે એમાં બહિર એમાંથી ચેતન એ ચાર્જ થાય છે ચેતન ભાવ ચાર્જ ચાર્જ થાય છે એટલે પેલું પૂદગલ પૂતગલ છે પણ ચેતનતાના પામે છે ભાવને ભાવી કયો ભાવ તો કે વિભાવિક વિભાવિક એટલે શાસ્ત્રોમાં આ આત્માનો વિભાવ છે એવું શાસ્ત્રોમાં કહેલું છે બરોબર હવે આત્માનો મૂળ આત્માનો વિભાવ હોઈ શકે જ નહીં એટલે એને કયો આત્મા કયો એ શાસ્ત્ર પોટ નહીં પડ્યો એટલે આ બધી ગૂંચવાળો ઉભા થઈ ગયા એ કયો આત્મા ખરી રીતે એ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય છે પરંતુ દાદા ભગવાને એને વધારે સુંદર ફોડ પાડ્યા કે પ્રતિષ્ઠિત આત્મા ક્યારે કહેવાય કે મૂળ પ્રતિષ્ઠા પોતાની થાય સ્વભાવની ત્યાર પછી બાકીનો રહ્યો પ્રતિષ્ઠિત આત્મા બરોબર તો પછી આ બાકી પેલો આત્મા કયો વ્યવહારનો બને આવી હોય છે તે તો કે એને વ્યવહાર આત્મા કહેવાય શું કહ્યું એટલે એને જીવ કયો બરોબર જીવ આત્મા જીવ આત્મા ખ્યાલ આવ્યો ને એટલે જીવ ને અજીવ બે તત્વ સ્વરૂપે નજીક મૂક્યા અને પછી એનો પ્રકાર વિસ્તાર થયો સાત થયા નવ થયા એવી રીતે ખ્યાલ આવ્યો ને બરોબર હા છે બીજું કશું આગળ જઈએ આપણે છેલ્લું સૂત્ર છે છવ્વીસ માં બે હજાર वाणी पर ज्यादी सबन नयी सुधी तुम्हारा ज्ञाता द्रष्टा स्वभाव आत्मस्वभाव खुवा स्कोप नही मे खुद नहीं अवकाश नही मिले ज्यादी अपने जो आम शू वाणीना पर्याय आपने अंदर आपना चेतन अरूपी चेतन ने विकसवा अवकाश रूंधायो है आ वाणीना लेवलना कारण अंदर ए अवक रुधाये अवकाश समझाय આખો ખુલ્લો ના થાય એટલે વાણીથી એટલા મુક્તિ ના પામીએ બરોબર ત્યાં સુધી એ અવકાશ ત્યાં આગળ આવી રીતે ખુલ્લો થવાનો સ્કોપ ના રહે અને ખુલ્લો થયો એટલે એનો ચેતન પ્રકાશ વીકજો તમારો ત્યાર પછી તમારે આગળ મનના લેવલે આ જ્ઞેય છે ને દ્રશ્ય છે થોડું થોડું જવાશે આ વાણી મુખ્ય છે તાજવાના દાડી જેવી વાણી એટલે દાદાએ કહ્યું ને કે વાણી એ ટ્રેપ રેકોર્ડ છે એમ આ જીવનને આ જગતને વિશ્વને આ સિદ્ધાંત ખાસ આપવા માંગીએ છીએ આટલું સમજાવે તો આ જગતનું અડધું જગત તો બહુ સુખમાં પડી જાય જેટલા જેટલા સમજતા જાય એમને અને બધા સામાન્ય મનુષ્યો સમજી શકે એવી વાત છે આ પણ દ્રષ્ટાંતોધીન પદ્ધતિ રીતે પડે એને વાણી એ ટેપ રેકોર્ડ છે તો પછી તીર્થંકર અને ભગવાનની વાણી નથી નથી આ છે પરંતુ એવટો કે છે કેટલા વખત આપણને બચ્ચાઓને પાઠ શીખવાડે એવી રીતે ટેપ રેકોર્ડ છે અમારી એ ટેક કહ્યું છેવટે કહ્યું કે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે શું કહ્યું એટલે અનુભવ અનુભવ માણી ઓરિજિનલ છે ઓરિજિનલ સમજાયું ઓરિજિનલ હોય તો બધી કોપીઓ નીકળ્યા કરે પછી માસ્ટર આપડે સૈદ્ધાંતિક ને મૂળ સિદ્ધાંત મૂળ મૂળ કહેવાય રાઇટ ઓકે ચાલો દાદાજી વાણીના પર્યાયો છે ને વાણીના પર્યાયો દાદાજી એક સેકન્ડ આ વાણીના પર્યાયો છે એ કઈ આજ્ઞાધર્મની સાથે લિંકમાં આવે છે આજ્ઞાધર્મની સાથે લિંકમાં તો એ બધું ફાઇલોમાં જતું છે જતું રહેશે ફાઇલો ફાઇલમાં જાય પરંતુ પર્યાય શબ્દ વાપર્યો છે આપણે હકીકતમાં અવસ્થાઓ જ વપરાય બરોબર આ કાલમાં પર્યાય શબ્દ વાપરી શકાય એવો નથી પણ આપણે લેવાનું સમજવા માટે લઈ શકો એ બહુ સૂક્ષ્માથી સૂક્ષ્મ છેલ્લું એક એવા જ્ઞાન ખુલ્લું કરે એવી બધી દશાઓ છે અવસ્થાઓ એટલે દાદાએ કહ્યું ને અવસ્થા માત્ર કુદરતી રચના છે તેનું કોઈ બાપોય રચના નથી વ્યવસ્થિત છે આખું મન વચનકારનું જન્મથી પામે તે આખર સુધીની બધી જ અવસ્થાઓ એ કુદરતી રત્ના છે કોઈ રચનારો નથી એનો અને વ્યવસ્થિત છે એ દાદા ભગવાનનું વિધાન બહુ ગજબનું છે અનંતે જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં એ અવસ્થાઓ જાણવાની બને છે બધી પણ અવસ્થાઓમાં પણ હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું મારામાં કશું ગયું નથી મારામાં કશું આવ્યું નથી છતાં એ જાણવામાં પરિણામ તો થયું ને એનું પણ છતાં હું સંપૂર્ણ શુદ્ધ છું ખબર પડે એવી રીતે હું બધાના ગુણો દેખાડું છું પરંતુ હું ઈરો જ છું કે મારા હીરા પણ મને કશું જતું નથી રહેતું મરી કે પણ એને બોલવાનો યોગ આવે નહીં ને આ તકલીફ છે ચાલો આપણે છે એ તો આપણા મહાત્મા બિપિન શાહ કલકત્તાના પદ્મિનીબેન શાહ છે ને એમના પતિદેવ એમને ગોલ્ફ બેડરમાં બધા પથરાઓ બહુ થઈ ગયા પથરીઓ બધું તે સર્જરી કરી આખી અને ઘણા નીકળ્યા થોડા તો એમાં કર્યું સારું થયું ઘરે ગયા અને પછી પાછું થોડું ઇન્ફેક્શન થયું તો આઈસીએમ એવું બધું હવે સારું છે એ લોકો નથી એટલે મહાત્માઓ આપણે બધા ભાવ કરજો એમના માટે હા એ લોકો એમનું સારું થઈ જાય અને મને મારી પાસે એવું બોલ્યા કે દાદા હવે મને સમજાવ્યું મારી ભૂલો સમજાણી મને આવે એટલે હવે મને આ બધામાંથી કાઢો આવે હું આપને સોંપી દઉં છું બધું અને હવેથી હું આપણા દાદાના જગત યજ્ઞમાં જે મારાથી આહુતિ આપી શકાય એ મારું ધર્મ છે આવું મને કયું ફોન ઉપર ખાવાથી એ કલકત્તાના બે પ્રમુખ ફેમિલીઓ હતા ને એમનું આ શાહ ફેમિલી કોલસામાં હતું અને મેટલનું ફેમિલી હતું તે આપણા રોહિણીબેન ડોક્ટર ખરા ને એમના મામા મામા મુકુંદ આયન સિલવારા ગવર્નર હતા શું નામ એમનું બિરેન શાહ કે બે જૂના જમાના એટલે બિપિનભાઈ સાહેબ બધા ભાવના થઈ પચીસ માં નમો વિતરાગાય નમો હરિયંતા નમો સિદ્ધાણ નમો વાય હિયણ નમો વજો પંચોંગ મંગલમ વાસુદેવામ શિવામ શિવા જય સચિદાનંદ જય સચિદાન બોલા જય સચિદાનંદ આજના દિવસના સત્સંગના નિમંત્રકો મહાત્મા રમેશભાઈ પંડ્યા પરિવાર ભરતભાઈ ભટ્ટ પરિવાર અને વડોદરાના સંઘ આજના દિવસના સત્સંગનું આયોજન કર્યું છે હર્ષાબેન અને રમેશભાઈનો વીસમી તારીખે અજન્મા જન્મદિવસ હતો ત્યારે એમને ભાવ થયો નિમિત્તે આજે સત્સંગનું આયોજન કર્યું છે આ અઠવાડિયાના કાર્યક્રમ આ મુજબ છે આવતીકાલે મંગળવારે આપતાપુત્રોનો આજ્ઞાધર્મ સંબંધીનો સત્સંગ રાતના નવથી દસ બાબુકાકાના હોલમાં રહેશે બુધવારનો બહેનોનો સત્સંગ બપોરના ત્રણથી પાંચ હિનાબેન રાકેશભાઈ સોની તરફથી બાબુકાકાના હોલમાં રહેશે ગુરૂવારની સ્વરૂપ કીર્તનભક્તિ સાંજના છ થી આઠ એ પણ બાબુકાકાના હોલમાં રહેશે અને પ્રાતવિધિ શનિવારની જગાએ આ વખતે રવિવારે છે અપ્તપુત્ર શ્રી પુલિનારંદજીના નિવાસસ્થાને એકસો છ નક્ષત્ર એન્કલેવ ब्राइट हाई हाईस्कूल पाचड़ वीआईपी रोड खाते रहने एड्रेस चिट्ठी दादाजी चित्रपट पास मुकमी जय सच्चिदानंद जय सचिदान श्री जीएसआई साहेब पुण्यतिथि एकवीस दस बे हजार बारोज रविवार प्रमीलाबेन एवं भावना है कि के केलमपुरी क्षेत्र आखा दिवस सत्संग बने वक्त महाप्रसाद गोटवण थी एट प्रमीलाबेन की आ भावना एकवीस दस बेहजार बार કેલમપુરી અને જીએસએસ સાહેબની પુણ્યતિથિ ઓક્ટોબર રવિવારે આ દિવસની શિબિર રાખીશું જેમને ભાવના થાય ભાવ કરજો અને વ્યવસ્થિતના હિસાબે જે અવાય તે બધા તમારાથી તો આપણે આખો દિવસ શિબિર કરી લઈશું સવારથી સાંજ અને બંને સમયનું આવે કોમ પ્રમીલાબેનનો ભાવ પ્રમીલાબેનનો આ ભાવ છે ગયા વર્ષે પણ આ રીતે આપણે અમદાવાદ થયું હતું આ વખતે આપણે કેલમપુર ઊંઘીએ છીએ બીજી એક ડ્યુટી બજાવવાની છે કે ભરતભાઈના બાણેજભાઉ હેમાબેનની એક વિનંતી આવી છે પ્રવીણસિંહ પરમાર જે બંબઈમાં જસલોક હોસ્પિટલમાં બાર સાતથી સારવાર લઈ રહ્યા છે તેમના તંદુરસ્તી માટે આપ બધા સૌ ભાવ કરજો અને એમની તંદુરસ્તી જળવાય અને સારા થઈ જાય એવી આપણી દાદા ભગવાનને વિનંતી મહાત્માઓને ખાસ વિનંતી પોતાની જગ્યાએ બેસીને દાદાના દર્શન કરશે ખાસ વિનંતી મહાત્માઓ વિનંતીને ખાસ ધ્યાન રાખજો બિહારી આનંદજી ક્યુતન ભક્તિ દાદા ભગના જય જય જય કાર